સહજાનંદ રસ અનુપમુખ ગાય નિગમ નેણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે લોલ નકશિક પ્રેમ સખી નાથ રહો ઉર્મા ંદો સહજાનંદ રસ્ સ્વરૂપ અનુપમ સારણ જેને ભજતા છૂટ કરે ભવ रू प्रगट रूप सुख धाम अनुपम नाम ने रे लो समरू प्रगट रूप सुख धाम अनुपम नाम ने रे प्रेमान स्वामी कहे छे प्रगट एवं सहजानंद स्वामी एमने हूँ स्मरण करूचु भजन करू केवा छे करूच के छे? सुखधाम छे। के सुख थोड़ी मात्रा एवं नहीं ધામ ભંડાર નિધિ ઘર નિવાસ સ્થાન મૂળ સોર્સ ખજાનો છે અને સુખ તો જોઈએ જ છે બધાને તો આપણે સુખ ખોળવા નીકળ્યા અને સુખ ધામ મળ્યા એવું થયું तो केवा सुखधाम छे के सुखधाम है कि आलोक परलोक बने प्रकार आश्रितों ध्यान राखे आ लोक में श्रीजी महाराज कहें अमा आश्रित सुखी रहे अतिशय करुणा की बात है अनेता आश्रितों व्यवहार खाधे पीधे संसार की दृष्टि सुखी होनुभ अने बीजा लोग नहीं घी वार एम थत हो स्वामीनारायण वाला सुखी बहुत कया कया प्रकार के सुख आपे ये गया प्रवचन में साबल के भगवान सजानंद स्वामी पोता आश्रितों के दौड़ादोड़ी करे <coughs> आम तो भगवान थव अघरु જેવી રીતે છોકરાઓને નિરાત હોય મા બાપને ક્યાંય નિરાત ન હોય છોકરાઓની સતત ચિંતા હોય એવું જ ભગવાનના ભક્તોને નિરાત હોય કે હોવી જોઈએ અને ભગવાનને હંમેશા એની ચિંતા આપણને કોઈ પોતાનું દુઃખ આપી જાય દુઃખનું પોટલું આપણને કોઈ આપી જાય તો આપણે રાજી થાય શ્રીજી મહારાજ એવા છે કે એને દુખનું પોટલું કોઈ આપી જાય તો રાજી થાય છે સારું લ્યો તમે એક ને નભાવવાનો હોય સંબંધીનો છોકરો હોય કે અમદાવાદમાં ભણવાનો છે ને તમારે ઘેરે રેસે તો સાવ નજીક સગા ભાઈનો દીકરો હોય તોય પોષાય નહી મહિના બે મહિના કોઈ હોસ્ટેલ સારી ગોતી લેજો कोई भार उपाड़े नहीं तरह भगवान के दयालु है कि अपने अनंत काल सुधी पोते निभावी कि आपने सौंपीए नहीं ભગવાન અને ભક્તના સંબંધોમાં આ વસ્તુ જ બહુ મહત્વની છે પણ હવે એ બધું સમજાવવું જીવમાં ઉતરવું અને એ પ્રમાણે વર્તવું એનું નામ જ સત્સંગ સત્સંગમાં શીખી શીખીને આ કરવાનું છે પણ એ આપણે બહુ કરતા નથી અને એવું કોઈ સમજવાય તૈયાર નથી તો શ્રીજી મહારાજ બધું આ લોકનું સુખ આપે છે એ આપણે સાંભળ્યું પણ ભાઈ સમજવાનું એ છે કે આ સંસારનું બધું આપ્યું એ તો ભગવાનની કરુણા છે અને એને એમ થાય કે અમારે આશરે આવ્યો દુઃખી થાય એ ઠીક ન કહેવાય અને આમે એવું છે મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય એનો દીકરો હોય એને તો નીચેવાળા બધા ધ્યાન રાખે બધા ધ્યાન રાખે ને કોનો છે બધા સાચવે એટલે હકીકત માં કોઈ ગ્રહ પાસે જવાની આપણે જરૂર નહી ગ્રહ આપણી પાસે આવે પણ હવે સમજ્યા વગર લોકો બધે માથા પછાડ્યા કરે છે એક નો કે મુખ્યમંત્રી ના છોકરાને કલેક્ટર ને બધા સંભાળતા હોય તો પછી સહજાનંદ સ્વામી ભગવાન ગુણાતીતાનંદ સ્વામી બેઠા શબ્દોમાં કીધું છે એ કે રાજાના કુંવર ને મરાય નહી આપણે તો હરિજન બોલવું પડે ને એવું જ છે ને એટલે બધું સુખ તો સેજે મળે છે आने अभवीएम ये बद परिवार होकर होबरू हो बदी जातनी सुलभ सगवड़ता हो सुविधा हो मन में शांति न हो तो बधु नकामू थी जाए हमें समझवात ये सत्संग में કે ભગવાન તરફથી એ કે અમે તમને બધું જ આપીએ છીએ લોકનું પણ ચિત્તની મનની હૃદયની શાંતિ માટે તો તમારે થોડુંક વિચારવું પડશે અને વાત સાચી બધું હોય પણ શાંતિ નું હોય શું કામનું તો એ શાંતિ વગર બધું નકામું શાંતિ ભગવાનની મૂર્તિ અને એમના ભજન મુકશું સંસારનું થોડુંક સુખ શું કામ ભગવાન આપે છે અથવા તો સંસારમાં થોડુંક સુખ ભગવાને શું રાખ્યું છે થોડુંક એટલા માટે કે સાવ ખોટો ગણાતો સંસાર એમાં આટલું સુખ છે તો આ સંસારના રચયિતા ભગવાનમાં કેટલું સુખ હશે સુખના ખજાના એવા પરમાત્મા પાસે કેટલું સુખ હશે એનું અનુમાન લગાવીને ભગવાન તરફ જીવ વળે એટલા માટે સંસારમાં સુખ થોડુંક ઝલક આપે છે પણ હવે આપણે એ જ મૂકવા તૈયાર નથી આવા દુઃખરૂપ સંસાર ભગવાન મૂક્યું તો એની પાસે તો કેટલું છે એમાં દ્રષ્ટિ જાય કે સત્સંગી થયા કંઠી પહેરી સાધુઓની સાથે સહેતભાત રાખી સેવા કરી આ કર્યું થોડું ભજન કર્યું બાજી પડીવાન નું સુખ મળે કેવું સુખ મળે સાચું સુખ ધામ હવે એ છે આપણે તો શું છે સંસાર નો વાત કરી બધા રાજી થઈ ગયા બસ સજાનંદ સામે આપણને બધા છોકરાએ પરણાવી દે પૈસા ટકે સુખી કરી દે બસ આપણે બીજું કઈ જોઈતું નથી અરે ભાઈ એ તો મૂર્ખામી છે આ તો શું છે યુરોપિયન રાજ કરતા ને બ્રિટિશરો તે ખેડૂતની વાડી જઈ ચડ્યો ભૂખ્યો થયો છે આમ કરતા શીખી ગયેલો એટલે ખેડૂત સમજી જાય ભૂખ્યો થયો છે બપોરનો સમય હતો ભોજન આવેલું બાજરાના રોટલા ઉપર રીંગણાનું શાક મૂકીને ખેડૂત લોકો જમી લે ને એને રોટલો આપ્યો અને ઉપર રીંગણા નું સરસ મજાનું શાક આપ્યું આ ડિશ છે જમવાનું ખાલી શાક છે એમ આ ડિશ કેવાય એને જમે પેપર ડિશ નાખી દે મારે રોટલો નાખી દીધો જમવાનો જ છે એમ આપણે ભગવાને આ સુખ આપ્યું પણ દ્રષ્ટિ એ તરફ ન ગઈ કે આધાર સર્વ સુખનો કોણ છે અને એને જ ભૂલ્યા એ મૂર્ખાની છે સત્સંગમાં બધા બસ છે ને ખાઓ પીવો મજા કરો થાળ પાકા કરાવો રસોઈ કરો જમો જલસા કરો કે બાસ પણ એ બધું કરીને શ્રીજી મહારાજનું કેવું એમ છે કે તમે અમને ભજો અમારામાં જોડાવ કારણ કે આપણે ગુરુદેવ શાહ શ્રીજી મહારાજે કહેતા ઉત્સવ સમયા જાજુ માણસ ભેળું થાય એટલે બધા બહુ મોટા ઉત્સવ થઈ ગયા પણ ભગવાનમાં કેટલા જોડાણા શ્રીજી મહારાજની મૂર્તિમાં કેટલા જોડાણા અબજી બાપા પણ એમ જ કેતા ને કે ભાઈ મૂર્તિ છે એ સર્વનું કારણ છે એમાં કેટલા જોડાણા આ તો બધા ગુરુદેવ કહેતા કે હો હો કરીને છૂટા પડી જાય છે મૂર્તિમાં જોડાવાનું ભજનમાં જોડાવાનું એમાં સુખ છે હવે સુખ સાચું એમને આપવું છે એ મૂર્તિની ઓળખાણ માટે એ પોતાની મૂર્તિના જોડાણ માટે તો પોતે અહીંયા આવ્યા છે આ બધું તો ખાલી વંટોળીઓ આવે જેમ પેપર બધા રચકણો ઉડી જાય અને આપણું ઘર ભરાઈ જાય એમ ભગવાન આવ્યા એમાં આ બધી સમૃદ્ધિઓ છે ઉછળી પડી આ બ્રહ્માંડમાં ભારત વર્ષમાં સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં સહજાનંદ સ્વામી ઓગણપચાસ વર્ષ રોકાણ એનાથી આપણે માનીએ છીએ કે આટલા સુખી થયા એટલું નથી ચૌદ લોકમાં બધા જલસા કરે છે સહજાનંદ સ્વામી આ બ્રહ્માંડમાં આવ્યા પછી આપણને દેખાતું નથી એટલે બાકી ચૌદે લોક પૃથ્વી ઉપર આવ્યા એમાં ચૌદે લોક છે એ સુખિયા થઈ ગયા છે ધુબાકા મારે છે ચૌદે લોક કારણ કે આ બ્રહ્માંડમાં અર્ધો એની આયુષ્ય ગઈ ત્યારે એ પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે એ બધા આનંદ સમાતો નથી સુખ સમાતું નથી પણ મૂર્તિમાં જોડાવાની વાત એ તો આ ભારત વર્ષમાં છે સુખી ત્યારે જ થશું જેટલા ભગવાનની મૂર્તિમાં જોડાશો જેટલું મૂર્તિને ધારશું જેટલું એના નામનું ભજન કરશો ભજનમાં સુખ છે આ લોકો દુખી બહુ છે સમાજમાં સત્સંગ કરતા હોય તો દુઃખી હોય ઘણા હોય દુઃખ તો બહુ હોય પણ એનો ઈલાજ એ છે ભજન પણ ભજન નથી કરવું દુઃખના ગાણા ગાવા છે બહુ કોઈ મેળ્યો નથી કે ગાણો શરૂ કર્યો નથી રેકોર્ડ લોંગ પ્લે વતી ને તાવડી બાજુ કે પછી ચાલુ થઈ જાય પણ એનાથી શું થાય વાત કરું તમે ભક્ત ચિંતામણી કરો કે ભાઈ આ કરો કે તે કરો તો આપણે છ મહિના પેલા કહ્યું હોય પછી પાછો જયારે વાત થાય ત્યારે હજી માંડ એક ભક્ત ચિંતામણીનો પાઠ પૂરો કર્યો હોય અને તોય શું કે હજી કઈ ફેર પીડ્યો નથી છ મહિનામાં તમે ડોક્ટરે તમને ગોળી આપી હોય એ ગોળીને સુડી થી વાતરી વાતરીને છ મહિને તમે જરીક જીરીક ખાવ તો કોઈ દરજ્જ જાય અને પછી તમે ડોક્ટર આમે થાવ દવા આપી સારું થયું નહિ પણ છ મહિના તમે હજી એક ગોળી ખૂટવાડી નથી અરે ત્રણ ટાઈમ ગોળી ધુબાકા મારો જો ઓછી પડતી હોય તો બબે ગોળી લ્યો ડોક્ટર એમ કેતા હોય કેમ સામાન્ય રીતે મેલેરિયા એમબીબીએસ આંટા મારતા સરકાર તરફથી તો કેમોક્વિન ની બે ગોળી આપે એક દી બીજે દી બે પૂરું સારું થઈ જતું જો ને વધતા વધતા ક્યાં ગયું દસ ગોળી કોર્સ તો કરવો જ પડે નહીં તમને ફરી પાછો થશે અરે પણ હવે સહન નથી થતું ના તોય તમારે લઈ તો લેવી જ પડે ગલે ગોથા ખાઈ જાવ અને તોય તમે જોવો તો પેલે દિવસે તમને સવારે બે આપે દૂધ સાથે બપોરે બે આપે દૂધ સાથે સાંજે બે આપે દૂધ સાથે અઢીસો અઢીસો મિલીગ્રામ એવું આવી રીતે એક જ દિવસમાં છ ગળ આવે ને પછી બધી એક એક ટાઈમે પૂરી કરીને આવી રીતે કરે ત્યારે તો કામ થાય છે તો ભલા આપણે દુઃખ વધી ગયા હોય તો ભગવાનના ભજનની ગોળીઓ પણ ડબલ કરવી પડે ટ્રીપલ કરવી પડે વધારવો પડે ને ડોસ પણ આપણે ભોજન વધારી દુઃખ ક્યાંથી જાય બહુ ગરમી વધે તો આપણે એસી માં કુલિંગ વધારીએ છીએ કે નહીં સીધું સાધુ છે પછી આ હમણાં જ એક ભાઈ ફોન બે ત્રણ દિવસ પેહલા હતો મેં કીધું ભાઈ તમે આવું દુઃખ છે ભેદબારું છે તો સેજે તમારે ભક્ત ચિંતા મળીને અગિયાર પાઠ કર્યા પછી પૂછવું જોઈએ તમે એક પાઠ છ મહિને કરો પછી પછી કઈ થતું નથી આમ તો કઈ દરજ મળતા ભજનમાં જીવ નથી ઈલાજ તો છે પણ ભજન કરવું નથી તો સુખ ક્યાંથી મળે બધું હશે ઘરમાં જેને હું વાત કરું છું ભાઈને ઘરે બધું જ છે પણ ભજન કરવું નથી ખૂબ ભજન કરવું જોઈએ ખૂબ કરવું જોઈએ ઉલટાનું દુઃખ થવું જોઈએ કે વ્યવહારમાં ભૂલાઈ જવાય છે મારું કરવું પડે છે પણ હવે ભગવાન ભૂલાઈ જાય છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થતું એમ દુઃખ થવું જોઈએ તો પેલું દુઃખ જતું રહે જીવમાં ગાંઠ વાળવા જેવી ગમે તેટલી કુટુંબમાં તકલીફો હોય તો ઘરે પાંચ સાત સભ્યો હોય બધા ભેળા થઈ ને મંજીરા લઈને ધૂન કરે છે તણાવ બણાવ ભાગી જાય ભેળા બેસી આજ મારે ઓરડાના પદ બોલો કઈક તકલીફ હોય બધા ભેડા થઈ ચાલો ઓરડાના પદ બોલ હરિસ્મૃતિ નો બધા એક એક પુસ્તક હાથમાં લઈને સાથે એક ચેપ્ટર વાંચો કેટલું કામ થાય સામૂહિક આખું ઘર પોકાર કરે ભગવાન કેમ ના સામુ જોવે પણ ક્યાં કોઈ કરે છે તમે જોવો કરતું નથી કોઈ કોણ ઘરે આવી રીતે ભેળા થઈને ભજન કરે આજે આપણે રજાનો દિવસ છે કે દશેરા છે કે દિવાળી છે ભલાના દિવસો છે ચાલો આજ તો ઘરે બધા ભેડા થાય બધા ભેડા થાય ચાલો એક કલાક જમાવટ કરો ભજન તો એ ઘરના દરવાજામાં જ દુઃખ કરે એની ગેરંટી આખું ઘર જો આવી રીતે સમય મળે ને ભજન કરતા હોય તાકાત છે કે જ્યાં આણ દેવાઈ ગઈ હોય સ્વામિનારાયણ નામ ની એના ચરિત્ર ની કે દુઃખ કરે પણ કરવું નથી ફાંકા રાખે તો ગરી જાય કે નહીં છોકરા સમય બધાને જેમ કઈ એવો પર્વ હોય તો જલેબી ફાફડા ખાવા ઉપર તડપ હોય ને કેરીની સિઝન ઉપર કેરીને તડપલી પૂરી પૂરણપોળી જમાવટ કરી દો એવી ભજનની આખા ઘરને સ્વપ્નમાં કરતા નથી દુખી થવું છે સામે સુખના ઈલાજ બતાવે છે સાધુ સંતોષ સત્સંગ છતાંય ભજન કરવું નથી તર્ક ને વિચારથી ક્યારેય દુખનું નું શમન થતું નથી વધે ભજન ઈલાજ છે મહારાજે પણ વચનામૃત માં કીધું ને ઘાટ બહુ પીળવા માંડે ઘાટ સંકલ્પ દોષ ગમે તેના પછી તો વ્યવહાર ના કે કોઈ પણ ના ઊંચે સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું કીધું છે ને વચનામૃત અને શક્ય હોય ને તો જો બધા ઘરમાં બધા રાસ લેતા લેતા વજન કરે ને એ હળવા ફૂલ થઈ જાય બંધ કરીને આ માળા બધાને રાંદલમાં ઘોડો ખૂંટાવવામાં શરમ ન આવે પણ ભગવાનને માટે બાંધ કરીને જો આ રાસ લે રાસ છે ને એ સ્ટ્રેસ નસાવવાની બહુ મોટા મોટી ઔષધિ છે કોઈ દિવસ રાસ લેનારો તણાવમાં હોય જ ના શકે આ રાસ ભારતીમાં સંસ્કૃતિમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ સ્ટ્રેસ તણાવ માનસિક તણાવ સાથે કોઈ દિવસ રાસ લઈ શકાય નહીં અને હોય તો શરૂ થાય પછી ટકેલી રસની ધાર વહે એનું નામ જ રાસ ભજન કરે જો આવી રીતે રાસ સાથે નૃત્ય સાથે ધુકા થાય કરવા જેવું છે કોઈ પણ ઘણા એવું કેતા હોય છે મરણું ભજન કરવા શરીર હળવું થઈ જાય ને મને હળવું થઈ જાય જીવ ચોખ્ખો થઈ જાય એટલે પણ હવે આપણે તો કરણ ની કથાની વાત શું કરવી ભાઈ આપડે ધૂનમાં આવીએ મંદિરે આવીએ ધૂનમાં બેઠા હોય તો મરેલા દે બતાવું તમને એના પર આમ ઠોકી રાખ્યા એટલે આ તાળી પાડીને ભજન કરવાનું શું કામ કીધું છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરો અને તાળી પાડો હાથ રેખા ભૂસાઈ જશે ભલે આવળી પડી હોય આપણે આમ કરે એક વાત તાળી પાડીને પુકારી તો જો તારી હાથ રેખાઓ બદલી જશે ભજન કરવું જોઈએ પણ આ વાત ભૂલાઈ જાય છે અહિયાં તમે જો આ દુઃખ વાત છે કોઈ જગ્યાએ સ્વભાવ હોય જન થાય પછી આવવાનો આગ્રહ રાખે હજી તો આના જેવી મોટા મોટી મૂર્ખામી કઈ છતાંય આ કદાચ વર્ષો થી આની આ મૂર્ખા એ બધા કરે છે કે હજી તો ત્યાં જશું કીર્તન ભક્તિ થશે ધૂન થશે પ્રવચન શરૂ થાય પછી જાય ભાઈ પ્રવચન કથા વાર્તા એ છે ને શ્રીજી મહારાજે વચનામૃત માં કહ્યું છે ચારો છે પશુ ચરવા જાય પક્ષી ચણ ચરવા જાય એ ચારો છે અને ભગવાનની મૂર્તિ માં માળામાં વિરામ કરવો તો જીવને શાંતિ થાય પશુ ઘાસચારો ખાય પછી વાગોળે બેઠું બેઠું એક જગ્યાએ તો જ એને પોષણ મળે ને તંદુરસ્ત થાય ચારો ચરી લીધા પછી પશુ જો વાગોળે નહીં તો માંદું પડી ગયું એનું પ્રમાણ અનંત કથા વાર્તાનો સ્વાર સાર એ ભજનમાં જોડાવું કેમ નામ ભજનમ રસનમ નામ ભજનમ નામ રસનમ ભગવાનની મૂર્તિનો ભગવાનના ભજનનો રસ લેવો એનું નામ જ ભજન એનું નામ કથાવાર્તાનો સાર સાંભળી સાંભળીને કરવાનું તો શું છે ભગવાન માં જોડાવવું ને આપણે શું કરીએ ધૂનમાં આવીએ જ નહીં થાય ત્યારે આટલા બધા હોય તો ઈલાજ થી જ ભાગ્ય છે અને પછી સુખી થવું છે એનો અર્થ શું થયો કથા વાર્તામાં જે આપણને મોજ પડે એવી વાતો આવે જોક્ષ હળવી વાતો આવે શું મજા આવી આજે શું મજા આવી તો આપણે ખાલી મનોરંજન માટે આવીએ છીએ મનોમંથન માટે કે મનોને માટે કે એમ તો તમે સુખ નો ઓડિયન્સ માટે આ વાત નથી થતી પણ તો તમને સુખ નો ઈલાજ સમજાણો નું પ્રવચન તો સમજાણો સુખ ભગવાન ભજનમાં છે ઘણા ને પાછું એવું મનમાં ઘુસી ગયું હોય છે કે આપણે ઘરે બેઠા માળા કરીએ જ છે ને અરે ભાઈ નળિયું નિભાડામાં જ પાકે એટલે શું મેં પેલા કહ્યું આખું ઘર બેસીને ભજન કરો તો તમારી એકે બારણામાંથી દુખ નહી આવે એટલા એટલા કરશો તો એવી મજા નહીં આવે સમૂહ જે એમાં આપણે કાચા હોઈએ પણ કોઈ બહુ સારો પાકો હરિભગત હોય એ આમાં એકાદ બેઠા હોય બે પાંચ બેઠા હોય સાધુ બેઠા હોય એ ભગવાન બેઠા હોય આ બધું હોય એના એની એની અસરથી આપણો નળિયું પાકી જાય આપણો જીવન પાકી જાય આપણો જીવ પાકી જાય આપણું મન પાકી જાય એકલા એકલા આપણે જોર કરીએ બીજાની અસર પડે ફરક પડે ને આપણે વધારે સિરિયસ હોઈએ બીમાર હોઈએ તો ડોક્ટર શું કે એડમિટ થઈ જાઓ તમે કે ના હું તમારા ઘરે રહી ઘરે બધું ના થાય તમારે એડમિટ થવું પડે હોસ્પિટલમાં બહુ સિરિયસ હોય તો આઈસીયુ ગાર્દિયન આ બધા ઈલાજો એમ જેમ છે એમ આ જીવના પણ ઈલાજો એવા જ છે પછી અમે કઈ ઘરે ભજન કરી લઈએ છીએ એમ ન થાય તમે હોસ્પિટલ છે સત્સંગ છે મંદિર છે સભા છે સામૂહિક ધૂન ભજનના કાર્યક્રમો છે એ દવાખાનું છે એમાં ભગવાન અને સાધુઓ કે છે એમાં એડમિટ થવું પડશે તમારે સમૂહમાં તમને ભજન થશે એની અસર થશે ઉલ્ટાનો નાયડો તૂટવી જોઈએ પણ નહી કરેલ પૂરા થઈ જાય પછી જ લોકો આવે અને એમ જ આવશે આ કઈ તમે આ કીધું એટલે એટલા માટે આપણે કીધું કે બે પાંચ જણા તો સમજાય છે જે સમજી ગયા એ ફાવી ગયા બસ સમજી ગયા ફાવી ગયા હા બાકી તો કરડા મગ રેવાના એને તમે છે ને હમણાં અમારી એવા મગ આવી ગયા હતા બાફી બાફી મરી જાવ તો દર કોળી એક કઈડું આવે સવારથી બાર વાગ્યા સુધી તમે ગેસ ઉપર રાખો પેલું હા દાળ જેવું થઈ જાય પણ કરડું મગ એવું ને નક્કર પાણા જેવું હોય કદાચ પાણો પોચો પડે પણ એ કરડું મગ પોચું ના હોય તો મગની સાથે જ હોય ને એટલે આપણે એમ સમજવું નહીં કે અમને કથા વાર્તા અસર કરે જ છે એ આપણે બધા બેઠા હોય એમાં કરડા મગ હોય ગમે એટલું થાય ને સભામાં આવે કથામાં આવે પણ પાકે નહીં પેલે થી નક્કી કઈ કર્યું હોય એને કે સાધુ તો કે એને ધંધો છે કેવાનો એ આ ન કે તો શું બીજું કે શેરબજાર ની વાત કરશે એ તો આ હવે આવું નક્કી કરીને આવ્યા મગ કેવી રીતે બફાય છે અમારે નજરમાં હોય મારી નજર માં એવું બધા સંતો નજરમાં હોય પણ જે સાંભળતા જાય છે એમ આચરણ કરતા જાય છે ભજનમાં વધતા જાય છે સાધુઓમાં જોડાતા જાય છે સત્સંગમાં જોડાતા જાય છે ભગવાન જોડાતા જાય છે કથામાં જોડાતા જાય છે ભજનમાં જોડાતા જાય છે તો એના જીવ સુખી થતા જાય છે સાધુઓની નજર પડે એ નજરમાં તાકાત હોય છે ભાઈ નજરમાં જ તાકાત હોય છે દુનિયામાં જે કઈ આડાવડું થાય છે નજર મળી જાય એમાં જ થાય છે શું થાય છે એ નજર માં જો આટલું બધું હોય કે માણસ અવળો થઈ જતો હોય સામી પેલી માણસ ખુવાર થઈ જાય છે ખુવાર થઈ જાય છે ને આજે મેટ્રો પેલા છાપામાં બપોર પછી નું આવે એમાં કે પોલીસ સ્ટેશનમાં જઈને એના મા બાપ સામે કેસ કર્યો મારા બાપ મારા મમ્મી પપ્પા જેલમાં પૂરી ગયો એના ઉપર કેસ કરો કેમ મને પરેશાન કરે શું કેમ પરેશાન કરે મારે જેની સાથે નજર મળી છે એને ગમતો નથી આ નજર પડે આવું થાય તો એમાં ખૂંવાર થવાય પણ આ ભગવાન અને સાધુઓની નજર પડે તો જીવ સુખ્યો થાય થાય ને સુખધામ છે પણ કરવું પડે અને જો જે આ કલયુગ છે ત્રાસદાયક સમય છે એવામાં જેને ભજનનો રસ્તો જડી ગયો છે કેટલો નિરાશ જયારે જો ત્યારે માળા કરતા હોય છે આપણને એમ લાગે કે આ કેવા સુખિયા છે અને કલાકો સુધી એમ બેસી રહેવું એ સામાન્ય છે આખ્યો મીચી હે સ્વામિનારાયણ હય સ્વામિનારાયણ હય સ્વામિનારાયણ રાખું એ જ સુખધામનું પ્રમાણ છે એ જીવ બેસી રે છે સુખ આવતું છે તો જ ને હજી તો સ્મરણનું પેલું પગથિયું ચડ્યા ત્યાં જીવ આટલો જો આમ એક જગ્યાએ આ બેસીને કલાકો કાઢી નાખતો હોય તો હજી પગથિયા ચડતા ચડતા જયારે મૂર્તિનો પ્રકાશ પામે સુખ પામે પામે ત્યારે તો શું થતું એટલે જ કહ્યું અક્ષરધામમાં મુક્ત કશું જ કરતા નથી શું કરે છે ભગવાન સહજાનંદ સ્વામી નું દર્શન જ કરે છે કઈ કરતા જ નથી બીજું જોવા માઇ રહી સુખ સુખ સુખ નીત ક્ષણ પ્રતિક્ષણ નવું નવું સુખ આવે નો રિપીટેશન એટ ઓલ હજી તો એની ગંધ્યાય નથી આવી પણ કહેવાનું આપણને તો કેવાનું શું છે કે ભજન પણ આટલું સુખ આપતું હોય ગુંદાસરા મૂળજી વગત હતા જો સ્વામી ને બીજું શું હતું પ્રમાણ છે ને આપડી સ્વામીથી એમ તો કઈ છે આટલા વર્ષ આપણે જોયા પડ્યા હોય પલંગમાં એ ક્યારે કશી કોઈ ફરિયાદ નહીં ક્યારે કશું કંઈ પાણી ભોજન કશું માગવાનું નહીં કશું કોઈ કહેવાનું નહીં પંદર દિવસ પણ જો આમ કોઈ સૂઈ રહીએ તો રાઈડ પાડી જાય પંદર દિવસ આમ સાજો નરવો ઘોડા જેવી તાકાતવાળો માણસ હોય ને તમે પંદર દિવસ નહીં અઠવાડિયું સુગરાય રાખો એ એમ જ ક્યાંક મને કઈક ઝેર આપો મારે સુસાઈડ કરવું છે મરી જવું છે ત્યારે પણ આ વર્ષો જોયું સુખ વગેરે થાય ભગવાન ના એ જ પ્રમાણ હતું કે સહજાનંદ સ્વામી સુખ નો છે સુખ નો એટલે ભજનમાં સુખ છે ભજનમાં જીવવાળો ન થાય તેથી રડવું આવવું જોઈએ ભજન થતું નથી સાંભળ્યાનો બહુ જાજો અર્થ તો નથી જો ન કરો તો સંસાર તો ચાલ્યા જ કરવાનું છે ન કરવું એવું નથી ને આપણે આ લોકોનું કાંઈ તોડી નાખવાની તો વાત જ કરતા નથી પણ જરા કામ કરો તો ભજનમાં અવાય ખરું એમ આ આપણે દરરોજ એક કલાકની ધૂંધ છે તો એમાં ધારે તો ને ઘરે શું ઘરે રહ્યો તો પછી તમારે ઓલી પડવા જણ મહાભારત ઘરનું સાંભળવાનું જ છે એના કરતા થોડા ભાગી છૂટો આવીને ભજન કરો તો સારામાં સારું છે અને ઉલટાનું એ ભૂમિમાં બેસીને ભજન કરવું તમે એમ કે ત્યાં ચેતના નથી એ જ બેઠા બેઠા આમ જોતા હોય છે આપણી શ્રદ્ધા હોવી જોઈએ હું તમને કહું છું आ स्वामीनाध नर्सो थी गया बोलो आप गड़ू नही दुखत होमिना आमज तरज ગામમાં એ નીકળ્યા હોય લાકડી ની ટેક હવે તો બહુ વ્રત થઈ ગયા ગમે તેઓ ભારાડી માણસ હોય બીડી સિગરેટ પીતો હોય કરસન બાપા નીકળે ફેંકી દીધી કઈ કોઈને ક્યારેય એને કીધું નથી કા પીવાય કે ન પીવાય બસ આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંતો પૂછે બાપા તમે થાકતા ને તો કે બીજું બોયલું ફાવતું જ નથી આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા સિવાય બીજું મને કઈ ફાવતું જ નથી હું શું કરું શું ચૈતન્ય મહાપ્રભુ શિષ્ય કથા હરિદાસજી એનું આપણે સાંભળ્યું હતું પુસ્તકમાં વાંચીને કે અખંડ નામ જપ કરતા કે પછી જાજરુ જાય ટોયલેટ જાજરું તો ત્યાંયે હરે કૃષ્ણ હરે કૃષ્ણ બધા સાંભળાય એમ જ બોલાય અને એ જમાનો આજથી વર્ષો પેલાનો આચાર વિચારમાં એટલે કે બહિરભૂમિ ગયા તમે સ્મૃતિશાસ્ત્ર વાંચો તો એમાં આવે કે તમે પેશાબ કરતા હોય મોઢું બંધ રાખવાનું માથે ઓઢી લેવાનું હોઠ ની ખોલવાનું આ નહીં ખોલવાનું કાન ઢાંકી દેવાના આ બધીની વિધિઓ હોય કારણ કે બધું એમના જંતુઓ હોય ને હોય તેમ હોય ને એવું બધું હવે તો માણસ જાજરૂમાં ખાતો હોય છે પાન મસાલા ગુટકા ચાવે છે ખાય છે ને એ શું છે સારું છે ત્યાં બટેટાવાળા નથી લઈ જતો અને કોઈ ઉતાવળમાં લઈ જતા હોય તો મને ખબર નથી ભાઈ એને કઈ ફ્લાઇટ જે પકડવાની હોય એક સાથે બે કામ ભલા આવું તે બેડું કઈ ખબર નથી આવું કરતા હોય તો ખબર નથી માણસ તો હવે ઢોરથી ને નીચે જતો રહ્યો છે ને પશુઓથી પણ નીચે છે આજે કોઈને ઢોર જેવા કયો ને તો ખરેખર પશુઓને અપમાન લાગે છે ખરેખર આપણે કોઈ ગધેડો કહીએ ભેળી થઈને વિચાર કરે છે આ લોકો ગાળો દે છે ગધેડાનું એક લક્ષણ તો ખરું ને કે પોતે જાત કમાઈને ખાય અને પરોપકાર કુંભાર નો કરે હરામનું ખાતો જ નથી માણસ હરામનું મૂકતો નથી આમાં કોને શ્રેષ્ઠ કેવો તો હરિદાસજી જાજરું બેસે તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ક્રિયા કરે શિષ્ય ચૈતન્ય મહાપ્રભુ ને ફરિયાદ કરી કે ગુરુજી આ જાજરું પાણી બેઠા હોય ત્યાંય આવી રીતે બોલે કૃષ્ણ નામ ઠીક ને કહેવાય એ જાળવું તો જોઈ ને થોડી પવિત્રતા અપવિત્રતા અરે ચૈતન્ય મહાપ્રભુ કે બરાબર છે શાસ્ત્રવિધિ પ્રમાણે હું એને કહી દઈશ એટલે કહ્યું બેટા તું જાજરું બેઠો હોય તોય તું બહિરભૂમિ જતો હોય દિશા જતો હોય તોય તો ઝાડે ફરવા ગયો હોય તોય હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલ્યા કરે છે ના બોલવું ભલે નહીં બોલવું ગુરુજી તમે કીધું નહીં બોલ તો પછી એ જાજરૂ ગયા તો ભાઈ આપણને તો શું વિચાર આવે એમ ઉપર આપણે શું કેવું એમ તો હરિદાદજી જાજરું બેસે ખુલ્લામાં બેસવાનું ને ત્યારે આવા કઈ પાકા જાજરું હતા ને એ કાંઈ જીભ પકડી રાખી ગુરુએ કહ્યું છે કે જાજરૂ બેસ ત્યારે કૃષ્ણ નામ ન લેવું પણ આ લુલી ને ટેવ પડી ગઈ છે જો મૂકી દઉં ને તો આગળ પણ છે કરવા હરે કૃષ્ણ હરે કૃષ્ણ એટલે પકડી રાખું છું આ સમાચાર ચૈતન્ય મહાપ્રભુને જયારે કોઈ આપ્યા ત્યારે ચૈતન્ય પ્રભા મહાપ્રભુ દોડી અને હરિદાસીને ભેટ્યા આંખમાં આંસુ આવી ગયા બેટા તારે બધી ક્રિયામાં કૃષ્ણ સંકિર્તન કરવાની છૂટ છે જા એ આપણે વાંચ્યું હતું કે સાંભળ્યું હતું પણ આજે એ કરશન બાપાને તમે જોવો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આજનો આપણો હરિદાસ નહીં સુતરફેણી ગુલાબ જાંબુ રસગુલ્લા સંભાળીએ તોય મોમાં પાણી આવે તો ખાવાનો સ્વાદ તો અલગ જ હોય છે ને ગુંદાસરા મૂળજી વગર બસ એ ભજન કરે છોકરા કામ કરતા થઈ ગયા પછી તો બાપા બસન દસ વાગે પૂરી થાય ભાઈ મારે કે બીજું કરવાનું શું છે બોલો બસ બેઠા હો અને બેસે બેસી ના રે ભજન વચ્ચે ખાલી એક ગ્લાસ દૂધ પીવાનું બસ जमवा नहीं बीजू दस वगे बड़ी रात पूजा पूरी करू कर। के आनंद एट्ले भजन ए सुख मूर्ति सुख આ બધું થાય ત્યારે ઓટોમેટિક સમજણ આવી જાય છે અને આવે જ ને ભાઈ સમજણ ના આવે તો શું આવે કેવી પછી જો સુખધામ છે ભગવાન કઈ રીતે સુખધામ છે તમે જો ભજનમાં સુખ આવે સુખધામ મૂર્તિનું સુખ આવે સુખધામ ઇન્દ્રિયો અંતકરણ વિરામ પામી જાય તો પછી શું છે ત્યાં તો દુઃખ છે જ નહીં દુઃખ તો બધું મનની ઈન્દ્રિયોમાં છે બરાબર છે એ જ વિરામ પામે પક્ષી માળામાં આવે પછી આંખ કાન ચાદ મુખ પાન પગ પેર બધું જ સંકેલી ને આમ જાય ને આપણે લાગે કે માળું બરાબરનું સુખમાં છે એમાં આમ ભજન કરતા કરતા બધા ઇન્દ્રિયો અંતકરણ બધું આમ સંકેલા જાય પછી એ ભગત થોડા આમ શારીરિક રીતે થોડા માંદગી નબળાઈ અને મને વિચાર થયો હતો ત્યારે કે મેં હવે આપણે ભગત પાસે મળી આવીએ એટલે એ વખતે અમે આ લાલજીભાઈ કરશનભાઈ હતા તે કીધેલું ત્યારે કે તમારે ક્યાંય જવું હોય તો અમને કે જોજીભાઈ ગુંદાસરા મુરજી ભગત ને મળવા જવું છે એટલે ક્યારે જવું છે મારે તો બપોરે નીકળવું છે મેં કઈક નવ વાગે ફોન કર્યો મને કે આવી ગયા તરત થી આવી ગયા નીકળી ગયા પછી આખી લાંબી કથા છે બહુ આનંદ આવ્યો પછી ભગતને મેળ્યા આવું છે बेठा। <coughs> भगत ने जम्मा ते जमता हो तो कहीं जमी जम्मू भूख लगती भगत क्या स्वामी आम સુખ બઉ જમવાની રૂચિ થાય નઈ નઈ ભૂખ લાગે સુખી જમવા જોઈએ જ નઈ એના જેવું સુખ સુ અને આપણે કઈ જમવા જોઈએ નઈ એટલે ઘરમાં કોઈને કઈ રાંધવું પડે નહી એટલે એ સુખિયા એટલે સુખ સુખ જ છે બસ પછી આ થોડુંક કેડ માં પેલું હતું ને એટલે આ શરીર ને થોડુંક હલન ચલન ઓછું થાય તો ભગત શું આપણે કહીએક હાંચવાનું મટી ગયું અર્ધું ર્યું સુખ જેને લ્યો અને ધામમાં જવાની વાત થઈ ત્યારે સવારના પોર માં વાગ્યા હતા અને કરી ભગત નામ તો અત્યારે મને યાદ નથી પણ ભક્ત ચિંતામણી વાંચતા હતા ભગત સુતા સુતા સાંભળતા હતા એ શ્રીમદ એકાંત ધર્મ પ્રવર્તક શ્રી સજાનંદ સ્વામી શ્રી શ્રી નિષ્કુળાનંદ મુનિ વિર છે ભક્ત ચિંતામણી દે અમુક અમુક પ્રકરણ સમાપ્તમ એમ ભગત બોલ્યા વાંચનાર અને મૂળજી ભગતે કીધું જય સ્વામી નારાયણ ભૂયા જો ભાઈ પેલું સુખ તે પેલું સુખ તે જાતે એટલે તંદુરસ્ત સુખ તે સુખે મર્યા પેલું સુખ તે જાતે નૈયા એટલે નરવા અને છેલ્લું સુખ સુખે મર્યા અને સહજાનંદી નો આશરો હોય ये तो बात कर गेरंटी वाली बात जनकपुर है जनकपुर उत्तर प्रदेश त्या एक वणी बहु सुखी राम उपासी राम प्रत्यय एनी बहु श्रद्धा भक्त ले पछे एक बार एने विचार थो कि आपने अयोध्या यात्रा करे ઘણી વાર જાતાં જ હશે પણ આ વખતે એમ થયું કે આપણે એકલા શું કામ જાવું આજુબાજુના ગામડાના પોતાના ગામના જેને આવવું હોય એને બધાને કીધું કે જેને ભાઈ આવવું હોય ને આવો શેઠજી તમારો બધો ખર્ચ ભોગવશો ત્યારે ઘણા શ્રેષ્ઠીઓ આવી રીતે યાત્રાઓ કાઢતા આજે ઘણા બધા કાઢતા હોય છે પદયાત્રાઓ પોતાને ખર્ચે જેને આવવું હોય એને આવો ખર્ચો અમારો પગ તમારા એટલે શેઠજી કે ભાઈ આપણે પદયાત્રા કરીને અયોધ્યા જવું છે જેને આવો એનો ખર્ચો અમારો શ્રદ્ધા તમારી એટલે અયોધ્યાની યાત્રા હોય તો સ્વાભાવિક સૌ ભાવિક ભક્તો ઘણા જોડાતા હોય અને ત્યારે તો ઘણા પાસે સમય બહુ હતા આ જ્યારે આપણી પાસે આ એટલો બધો યંત્રયુગ નહોતો મતલબ કે મોબાઈલ ફોન નહોતા ત્યારે આટલી દોડધામ તો નહોતી ને કારણ કે જલ્દી કશી ખબર પડતી નતી ઓલું તો આપડી પાસે ડબલા હતા લેન્ડલાઈન ના એ સવારના આખું ઘર મંડે ત્યારે બપોરે લાઈન લાગે આંગળી દુખી જતી આપડે અનુભવ છે હુરુ ઠુઠે નાખવું મળે નહીં બુકિંગ કરાવ્યું હોય તો કશું જોડી ના દે જોડવું હોય તો એને બે મિનિટ ના થાય કરે જ નહીં ને મેરા ભારત મહાન અને જયારે લેન્ડલાઈન ફોન નહોતા ત્યારે વધારે લોકો પાસે સમય હતો મરી જાય એનો દાડો ખવાય જાય મહિનો થઈ જાય પછી તો ઘણા ખબર પડતી દાડો ગુજરી ગયો એવું નથી ને આજે દાડો ગુજરી જવાનો થયો પેલા ખબર પડી જાય કે હમણાં જવાનો છે એટલે જેટલું ઓલું છે એટલું જ આ છે આ તો ભાઈ જે જુલો આપડે જુલા ઉપર ઝૂલતા હોય ને એ જેટલો પાછળ આમ જાય તો એટલો પાછો આમી જાય ને એવું છે ભાઈ સુખ દુઃખનું એવું જ છે સુખ દુઃખ છે જનકપુર અયોધ્યા યાત્રાનું વિચારો ને તો આમાં સહજાનંદ સ્વામી જે સુખધામ છે ને એક્સ્ટ્રા ઓર્ડિનરીઓ અસામાન્ય વ્યક્તિત્વ એ સમજવાની વાત જોઈએ આપણે બીજા તો કોણ સમજવાના છે જો સત્સંગીઓ નહીં સમજીએ તો એ સંઘ ફરતો ફરતો છપી આવ્યો તો ત્યાં નારાયણ સરોવર છે ત્યાં લોકોને નાવું ધોવું તો હોય સવારનો પહોરો એટલે બધા ત્યાં પાણી ભાળી ગયા સરસ બાંધેલું તળાવ અને પ્રસાદીનું મહારાજ નાહેલા એવું આવું ક્યાંથી મળે સંઘને તો કશી ખબર નહીં બહુ લોકો ના પાણી ભાળી ગયા ઘાટ બાંધેલા બહુ આનંદ આવ્યો કે માલું આવું ઠેકાણું મળી ગયું તો મજા પડી ગઈ પછી આમ બેસવાનું કપડાં પહેરવાનું ના બહુ સુલભતા રહી આનંદ પણ આમ જ્યાં સામે જોયું ત્યારે મોટા મોટા શિખર ધજાઓ ફરફરે ત્યાં શેઠકેલા બાજુમાં દેવાલય છે આપણે આ નિત્ય કર્મ તો સવારની પૂજા પાઠ જે પોતાની વિધિ પ્રમાણે સૌએ કર્યા પણ હાલો મારે ત્યાં દર્શન જવું છે આવડા મોટા શિખર આવડું બધું મંદિર હોય તો દેવી એવા જ હોય ને પ્રબળ આપણે ત્યાં દર્શન તો જાય આવ્યા છે તો જે દેવ હોય આપડે ખબર નથી પણ આપણી મોટી ધજા ભરું કે છે જનકપુર નો વાણિયો એના સાથે જે થોડા માણસો આવે પછી ધીમે ધીમે નવરાત્રી થયા ગયા છે એમ ગયા છે પણ શેઠ જગ્યા અને ત્યાં બધી મૂર્તિઓ ઘનશ્યા મહારાજ ની આ બધાની મૂર્તિઓ એવી સરસ મંદિર શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ નું મંદિર દર્શન કર્યા અને શેઠ તો આભો થઈ ગયો ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ જોઈને એને એમ થઈ ગયું ઓહો હો શું શોભે શું શોભે શું શણગાર અને ત્યારે એવા ભાવિક બ્રહ્મચારીઓ સાધુ હશે એવા ભાવ સેવતા છે કે જાણે સાક્ષાત સહજાનંદ સ્વામી ઘનશ્યામ મહારાજ હોય શેઠ જે તો જોયે જ મૂર્તિઓને ધરાય ધરાય ને પણ ઘનશ્યામ મહારાજ ચોટી પાછું ઘનશ્યામ મહારાજ સિંહાસન્નાન બધું દર્શન કરે વાઘાના દર્શન કરે કાન કુંડળ મુકટ આ બધા દર્શન કરે મંદિર ને થાંભલે અડી અડીને જોવે મનમાં ગરી ગયું શું આપણે આપણા ગામમાં જનકપુરમાં આવું મંદિર કરવું આવું આવું બસ આવું આવું મંદિર આપણે જનકપુરમાં મારા ગામમાં મારે કરવું આ એના મગજ ગરીબ આવું કરવું બસ પૈસો તો ખૂટેમ નહીં હોય શેઠ પાછું બસ આવું કરવું આવી મૂર્તિઓ પધરાવી આવું કરવું આવી સરસ મૂર્તિઓ પધરાવી રામજી મંદિરનું પણ એમ કે આવું કરવું એમ હા ચારે બાજુ મંદિર મૂર્તિ ઘનશ્યામ મહારાજ એના જીવમાં ગરી ગયું આવું કરવું છે આપણે જોયું ને ઘનશ્યામ વેસા મંદિર અમારે ગાઉ માં કરના હે ભૈયા અમને દેખ લીયા બસ ક્યા આનંદ આયા ક્યા આનંદ બાત હિ કુછ બસ એ મંદિર બનવાના કહા કાય મૂર્તિ કાય મૂર્તિ વાહો વાન એ મૂર્તિ અયોધ્યા પોચ્યા દર્શન કર્યા દર્શન પણ કાય બાત કરું કે કઈ બાત કરું કે કઈ મંદિર છપિયા મંદિર દેખા એ કાય મૂર્તિ કાય મંદિર વાહ ગાંવ પે જા મંદિર બનવાને અને રાત પડી ને મળ કે મારું કામ શેઠ કે મારું કામ બધા પરિવારના સભ્યો છોકરાની સાથે બધા બેડા થઈ ગયા યાત્રિકો બધા અમુક બેડા શેઠજી ને તાવ વધતો જાય ને એ જમાને તો શું ભાઈ ઔષધ કોઈ હોય તો હવે હશે ને સાથે ભાઈ તો હશે ઔષધ કર્યું હશે પણ આ બસ વારે વારે હોય પણ बुखार तो अच्छा हो जाएगा लेकिन काय बात करो वो मूर्ति काय बात करो वो मूर्ति काय मंदिर काय दजाक काय शिखर आय आय आय आय आय ऐसा मेरे गाँव में बनवाने कहा बनवाने कहा बेटे सुना ना तेने मेरे को बनवाने कहा मजुवाड़ू थूर्ति सामने आ गई जे देखा था ये सामी ચિંતન કરો છો પોતે ભગવાન સ્વામીના શેઠજી તમારું આયુષ્ય પૂરું થયું છે હું તમને તેડવાયું છું કેવળ તમારે એક મારું નાનકડું સ્મરણ અને ચિંતન એનાથી હું તમને મારું ધામ આપું છું ચાલો અરે બેટે ઓ બે ઘનશ્યામ આરે તુજને મેરા સુરણ જીવ જોડા મન જોડા તો મેં મેતા અરે ઘનશ્યામ બાબા મે આપતા सिर्फ आपका दर्शन किया देखा वो लोग कोई मानने वाले नहीं तो आपने इतनी कृपा की है तो उन लोगों को भी प्रती कराओ <laughs> वानियों वाणियों को कोने किए व्याजे खेची लिए अरे महाराज ने आ महाराज भाई छोकरा परिवार बधाई ने दर्शन दिया कर लो दर्शन बधाई जो ओह शेठ जी कीधु लो जय घनश्याम प्रभु आटलो जीव जोड़े ये माई जो सुख सुख सुख आपी देता हो सुखधाम शुवा कर पी तो आशुक दामने पचितो हलो सवार पड़ो नहीं अग्नि संस्कार करो नहीं छोक कर, सब यात्रा यहाँ समाप्त चलो फिर छपैया जाना है छोरा क्यों ચાલો સત છપૈયા મોજના દર્શન કરનાય દેખના આખો સંગ તત્કાલ અગ્નિસંસ્કાર પૂરો કરી નીકળી ગયો પછી છપૈયા ભેડો થયો પછી શું થયું એની કથાની આપણને ખબર નથી પણ તમે જુઓ થોડોક જીવ જોડે ત્યાં કેટલું સુખાતી તો ભાઈ થોડો ભાવ આવી રીતે રાખ્યો અને થયો પણ એક વાત સાંભળી લોકધામ કારિયા દર્જી એનું નામ માવજી માવજી આયુષ્ય પૂરી થઈ એ બે યમદૂત આવ્યા યમ અંકલ હેવા મદૂતો આવ્યા ને યમદૂતો પેલા નાળીઓ તોડી કાઢી લીધો અને બે યમદૂત સહજાનંદ સ્વામી ગઢપુર માં બેઠા તા દિવ્ય રૂપે બે સંતોને કહ્યું જાઓ માવજીને છોડાવો સુખધામ વાત જુઓ હે જાઓ સંતો દ મહાપુરુષો શા માટે રોકો છો અમે તમને પ્રણામ કરીએ પણ આ જીવ તમારો નથી ને આ અમારો છે કુસંગી છે કઈ તમારો સત્સંગ ગ્રહણ કર્યો હોય આશ્રિત થયો હોય કંઠી પહેર્યું હોય વર્તમાન લીધા હોય નિયમ ગ્રહણ કર્યા હોય આશ્રય ગ્રહણ કર્યો હોય ભજન કર્યું હોય તો અમે મૂકી દઈએ પણ એવું તો કશું છે નહીં તો શા માટે રોકો છો સંતોએ કહ્યું કે એ જેવો હોય એવો પણ અમે જ્યારે જ્યારે કારિયાણી જઈએ ત્યારે દર્જી છે એટલે અમારા કપડાં હાનતો અમારા કપડાં શાંતો સાધુઓની જોડીઓ ફાટી હોય કઈ ફાટી હોય ત્યારે માવજી દર્શી હાંધી દેતો એટલે અમે તમને નહીં લઈ જવા દઈએ હવે યમદુતે પૂરી ફાઇલ સાથે આવ્યા હોય યા કામ કાચું તો નાઈ કઈ બોલે યમપુરીમાં બધાના બધા લેટેસ્ટ ફોટા સાથે બધી આખી ફાઇલ હોય તમારી પોળ મેમનગર કેટલી રૂમ ચાલી આ તે આયુષ્ય બધું જ આમ બધું લાગ્યું અને પાના એટલે બે બે જણા ફેરવી એવડા એવડા પાના હોય કારણ કે સોસાયટી સોસાયટી આખો બંગ્લોજ સિરીઝ હોય બંગ્લોજ વાઈ જ રાખ્યા હોય બધા ફોટા લાગે હવે કદાચ કોમ્પ્યુટર વાળા ગયા હવે સ્ટીવ જોબ પણ ગયા હવે તો એ ફેરવી નાખીએ ત્યાં બધું પણ એ ભાવથી કરતો નતો આ જો આમાં બધું લખેલું છે આ જો સ્ક્રીપ જુઓ તમે આ પ્રિન્ટ જોવો કોમ્પ્યુટર પ્રિન્ટ એ ગામમાં એક દરબાર હતા એની બીક થી દરબાર એને દાટી મારી ગયા તા કોઈ પણ સંતો નું આવે ને હાદી દરબાર કહે એમ તો તમે વાંકમાં આવો જ નહીં તો અમારે શું તમને મારવા જ નહી આ તો કઈ જાય એ તમે કોઈ દિમાગમાં આવો જ નહી તો શું અમારે એમને બેસી રેવાનું બેસી મારી ગયા છે એટલે માવજી દરજી બિચારો એટલે દરબાર ની બીકે કપડા હાંધી દે એટલે એમ દુ કીધું કે આ જોવામાં લખેલું છે કોઈ ની બીકે હાથતો ભાવ નતો એટલે એમને લઈ જવા દો સંતોએ બહુ સરસ વાત કરી એ ભલે કોઈને ડરથી કરતો ભાવ નહોતો ને કરતો પણ કરતો તો સાધુની સેવાને તો જો તમે એને લઈ જાઓ તો સંત સેવાનું ફળ શું એ તમે મને બતાવો સાધુઓ કે સંતની સેવા નકામી થઈ ગઈ તો કે સંત સેવા નકામી હોય તો કે ના સંત સેવા તો સબીજ હોય ને સફળ હોય ને તો હા મૂકી દો તો મૂકી દીધો કે ના સંત સેવા નિષ્ફળ જાય ના મૂકી દીધી બે સંતો પાછા લાવ્યા એને પાછા શરીરમાં નાખ્યો અને આ તો નજરે જોયું આવજે કુટુંબ તો ત્યાં બેઠું જ હોય બાજુ બેઠા થયા હળીને પછી વાતો કરી કે આ સંતોજી બે ઊભા છે આ રીતે મેં કુભાવથી વાવથી પણ મેં ડરથી આ સંતોની સેવા કરી તો આ સંતોએ મને યમદૂતના પાસથી છોડાવ્યો છે અને લ્યો થોડું ગુરુ હોય તોય સુખ કેટલું આપે છે ઘણું આપે છે સમરું પ્રાગટ સમગા અનુપમ છે અનુપમ નામ છે નિષ્કુળાનંદ સ્વામી એ પુરુષોત્તમ પ્રકાશમાં સહજાનંદ સ્વામી નામના અર્થ ફળ પાંચ પંક્તિમાં લખ્યું છે सकार कहता सर्वे दुख सहजानंद अक्षर नीष्कूणान स्वामी लखे चे। अनुपम नाम चे सकार स बोले त्या शु थकूणानंद स्वामी कहे सकार हज स हजी तो हूदी गोज नहीं सकार के सर्वे दुख वामेरे रे हकार के हरिधाम पा रे जकार के जय जय जानो रे नकार के निर्भय प्रमाणो रे अरे दकार के ददा मा दईने रे પામે ધામ સહજાનંદ કહીને રે લો સહજાનંદ આટલું બોલે થાય નિષ્ફળ સકાર કેતા સર્વે દુખવાને નકાર કેતા નિર્ભય પ્રમાણ તો નિર્ભય થઈ જાય દુખ વૈયા જાય નિર્ભય થઈ જાય जकार कहता जय जय जाए तयन करता नकार कहता निर्भय प्रमाणोरे जकार कहता जय जय, जय जाने दकार कहता ददा मदई ने रे नगारा वगाड़ी ने ધામધૂમથી કાળ કરતા સહજાનંદ એટલું બોલે ભજન કરે ત્યાં અનુપમ છે રસ કેરીનો સરસ રસ હોય કેસર નો કે પછી રત્નાગીરી હાફુસ નો કે દૂધ હોય કે બાસુંદી હોય તૈયાર છે પીવે તો થાય અને સ્વામિનારાયણ નામ ની તો પછી વાત તો તમે જાણો જ છો એના મહિમા હવા જેવું છે નહીં શું બોલ્યા નહીં આપણે એકત્રીસ ડિસેમ્બર કઈ ગઈ ને ત્યારે આપણે પ્રવચન એક લીધું એ ડીવીડી પ્રસંગામૃત ભાગ ત્રણ એમાં એ પ્રવચન છે આમાં શું કહેવાનું કે નામ વિશે આપણે બહુ સરસ એ વખતે પ્રવચન થઈ ગયું હતું પણ ઘણા લોકો પછી ભજગોવિંદમ કે સિરીઝ હોય એડીઓ ખરીદતા હોય સાંભળતા હોય પછી આવી જે છૂટક ટાઈટલ હોય બધા હવે એ લગભગ જાણવાનો હોય કે ઘણા છૂટી જતું હોય કે ગણાય કે પછી જોશું પણ ભાઈ એમાં ઘણું સાંભળવા જેવું છે એ નામનો મહિમા જે છે એ પ્રસંગામૃત ભાગ ત્રણ માં છે પછી ગુરુ ઉપર પ્રવચનો થયા હોય શાસ્ત્રીજી મહારાજના પુરાણ સ્વામીના નારાયણ ભગતના એમને પ્રવચનો થયા હોય એ બધા છૂટક ટાઈટલો જ હોય અને જેની વિડીયોગ્રાફી થઈ જ નથી એમપી થ્રી માં છે ખાલી સાંભળવાનું હોય એને એમપી થ્રી કહેવાય ચિત્ર સાથે દેખાય એને વિસીડી ડીવીડી કહેવાય તમને ભલે ડીવીડી માં મજા આવે છે પણ એમ પી થ્રીમાં ઘણા એવા પ્રવચનો છે જે વિડીયોમાં નથી મળતા થયા જ નથી ને રેકોર્ડિંગ થયા ન હોય તો બહુ સંભવ હોય કે હરિસ્મૃતિ હોય કે પછી આવા બીજા ઘણા એવા સાયમ કથા વાર્તાના બે ત્રણ ટાઈટલો જે છે તો એ કઈ રાત્રે છોકરાઓની સભામાં થયા હોય ત્યાં વિડીયોગ્રાફી ક્યાં હોય પણ વાતો તો જીવને કામ થઈ જ હોય एट आ भूल सुधार भाई अम तो डीवीडी जो सारू तरह स्टेटस बहु ऊंचू है कि तमें बीजे नबड़ू फावत नहीं एमपी थ्री घनी एवं डीवीडी नहीं ते प्लीज सांभ एम घू बधुमें એમાં પ્રચુરન ટાઈટલ ડીવીડી ને છૂટી ગયા હોય તો પણ આ પ્રસંગા મૃત હવે એમપી થ્રી એનું બહાર પડે ક્યારે એમપી થ્રીમાં તો ઘણા બધા પ્રવચનો સમય એટલે બીજા બધા ભેળા થતા થતા એક વોલ્યુમ જેટલું થાય ત્યારે એમપી થ્રી પડે ત્યાં સુધી તો વેઇટ કરવો પડે એટલે હવે પછી થોડા વખત પડશે ત્યાં સુધી તો ન આવી હોય ત્યાં સુધી ડીવીડી થી ચલાવવું પડે તો સ્વામિનારાયણ નામનો મહિમા વિશેષ આજે થોડીક વાતો જેટલું સંભાળી બોલ આપણને નંદ સંતો જો કેવા બેસે તો એની વાત શું પણ એક બે પ્રસંગો આપણે જોઈ લઈએ સમજાય આમ તો અમુક જાણીતા હશે અમુક નહીં જ જાણીતા હોય આ પેલો તો છે ને એ તો જાણીતો છે હું તમને કહું શ્રીજી મહારાજને નીલકંઠવર્ણિને ઘનશ્યામ મહારાજને સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ ધર્મધુરા સોંપી જેતપુરમાં પછી તો સત્સંગમાં રામાનંદ સ્વામી દેહ વિલય કર્યો સુદામ પધારી ગયા સજાનંદ સ્વામી પછી વિચરણ કરતા હોય સત્સંગમાં ફરતા ફરતા કાળવાણી આવ્યા અને સાથે બધા પર્વતભાઈ હોય અગતરાયના ભક્તો હોય બીજા ભક્તો હોય સંતો ઘણા બેઠા શું એ વાતો થતી હશે ત્યારે હાલ નાનકડા વીસ વર્ષના સજાનંદ સ્વામી હોય કેવા લાગતા હોય હે એકદમ એકદમ નાના નાના હોય અને સ્વભાવથી પણ કોમળ મનથી પણ કોમળ એવા સરસ અને આનંદ જ આપવો અને નાનકડા ગાદી આંખો જ હતી ને કરુણા સભર જોતા એમ કેવું કેવું લાગતું હશે આપણને કંઈક કંઈક થાય ત્યારે એ સભામાં મહારાજ વાતો કરતા છે ને વાતોની વચ્ચે કઈ ગેપ મળી ગયો એટલે અગતરાયના ભીમભાઈ બઉ મહામુક્ત પર્વતભાઈ જેવા જ આપણે ઓછું જાણીએ છીએ પણ મહામુક્ત પર્વતભાઈ જેવો એ ઉભા થયા મહારાજને કીધું મહારાજ શ્રીજી મહારાજે કીધું શું ભીમભાઈ શું ઊભા થયા મહારાજ મારે તો ખાલી એક અરજ છે જેને વર્ષોથી રામાનંદ સ્વામી ને સેવા છે એ ભીમભાઈ એ પર્વતભાઈ આજે વીસ વર્ષના નાના બટુક બ્રહ્મચારી સહજાનંદ સ્વામીને હાથ જોડી ને મહારાજ મારે એક નાનકડી અરજ છે તો બોલો મહારાજ લોકમાં એવી રીત કે કોઈ રાજા ગાદીએ બેસે ચક્રવર્તી સમ્રાટ પોતે રાજસિંહાસન સંભાળે तो बदी जेलना बंदीओ नाखे जेल दूधे धोई नाखे के सम्राट गादीए बैठो आज हेतु गार गुगार हो तो हूँ मेरी कृपा थी तक छोड़ी दूच यकर्ती आटलू स्वाभिमान अस्मिता हूँ गादीए बेसु आ मंगल पर्व होने कोई हाथ में बेड़ियों होल बदी खोल ना બધા કેદીઓને છોડી મુકે બધી જ જેલો ધોઈ નાખે એટલે ભીમભાઈ તમારે શું કેવું છે મહારાજ મારે ગુજારવાની બ્રહ્માંડમાં પધાર્યા પૃથ્વી ઉપર પધાર્યા આ લોકમાં પધાર્યા મહારાજ અમારા દૈનભાગન ઘડી પણ આવું કઈ ન થાય એટલે શું કેવું છે તમારે બસ મહારાજ આ યમપુરી છે એ જીવની મોટા જેલ આપ જો ગાદી બેઠા હો તો મહારાજ યમપુરી છે એમાં બધા જીવોનો ઉદ્ધાર કરો છોડી મૂકો ખોલી કાઢો કેવું થયું છે મહારાજ કે ભીમભાઈ બહુ સરસ વાત કરી છે આપડે યમપુરી ખાલી કરાવી નાખીએ હવે યમપુરી એટલે કેવડો મોટો વિસ્તાર હશે કેટલા જીવ હશે ગણાય ભાઈ કેટલાય તો કેવા ભયંકર ગુંડા હશે કેટલા વર્ષોથી પીડા છે ત્યાં ગણતરી જ થાય નહીં આપણે કોઈ ગંદુ તળાવ હોય નજર કરીએ તો એના જે માછલા નાના નાના જીવ હોય આપણે જોઈને થાકી જાય એમ કદબદતા હોય ને યમપુરીમાં તો એવું જ છે ને અસંખ્યાત જીવો હશે ને અને આવી ચેલેન્જ મારી મહારાજ કે આપણે યમપુરી ખાલી કરાવીએ બસ તમારો સંકલ્પ પૂરો કરીએ બોલો આ સહજાનંદ સામી સિવાય કોણ કરી શકે સ્વરૂપાનંદ સ્વામી ને સામે જોયું સ્વામી કરો ખાલી કોઈ તે તો જાય જ નહી આપ જોયા જેવું છે હજી સત્સંગીઓ આપણે મહિમા નથી સમજતા તો બીજા તો કોણ સમજશે અને એમાં એવા કેટલાય તો સત્સંગી કટગું શું સાચું સમજવું નથી અને સમજવા કેવું રોકડું હોય છે સ્વરૂપાના જ આ બેઠા ગયા સાત સાત સાત સાત સાટા સાત યમપુરીમાં જઈને તાળી વગાડીને કરી ધૂન સ્વરૂપ શું ધૂન સ્વામિનારાયણ સ્વામીના અને ભાઈ પડછંદા બોલ્યા અને યા બધા કુંડ માંથી જીવ નીકળી નીકળી હલ ચલ મચી ગઈ એક ભાગમ ભાગી કરે ભાઈ આપડા માલિક ને કયો શું બધું થઈ રહ્યું છે આ બધા જાય છે આપડે શું કરશું ના કરોડતા દોડતા સાવધુએ ધૂન જમાવેલી અને બધા કુંડ માંથી નીકળી નીકળીને જીવો ચતુર્ભુજ ધારણ કરી કરી નીકળવા માંડે ધર્મરાજ પગે પડી ગયા અરે મહારાજ કશું બોલી ન શકે મહારાજે મોકલ્યા છે એમની ઈચ્છા એમ જ કરો અને આખી જમપુરી ખાલી કહેવાય અનેક કુંડો અનેક જીવો બસ જ્યારથી આ બ્રહ્માંડ થયું છે ને ત્યારથી પહેલી વાર આ જમપુરી આવી રીતે દૂધે ધોવાણી છે આપણે તો વર્ષોથી ખાલી આ સાંભળ્યું એટલું જ ને આના પર થોડું થિંકિંગ કરીએ તો કેટલું અને કેટલું વિશિષ્ટ કાર્ય કેવાય નો આખો લોક ખાલી કરાવી નાખો અને એ કેમ એક સાધુ ને અને એ પાછું કેવી રીતે સ્વામિનારાયણ નામ બોલીને વિચાર કરો કે નામમાં તાકાત કેટલી છે નામમાં કેટલી પેલા સાધુ એ કશું જ કર્યું નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આખી યમપુરી ખાલી બધા ગેસના ચૂલા બંધ કરવા પડ્યા તેલું કાઢવાનું બધું બંધ કરવું પડ્યું હાલે ભાઈ જે છે કહીએ છીએ અને તે દિવસે આ બધાને પેલા રજા મળી છે યમદૂતો બધા નિરાય બેઠા હા હવે ચા પાણી કરો આટલી નિરાય લાઈફમાં પહેલી મળી હશે કોક ને ધોકાવા માં થાક તો લાગે ન વાત સાચું કે ને આપડે ભાઈ ઓલા ને સામે વાગે બરાબર છે પણ આપડે એને ધોકાવી એમાં બળ પડે થાક લાગે કે નહી ભાઈ નામ સાંભળીને ભયંકર માં ભયંકર પાપીમાં પાપી જેના પાપનો એના ભોગવતા અંત ના એવા પાપ કરનારાપુરીમાં હોય સાંભળીને જો કૃપા કરીને છૂટી ગયા તો આપણે નામ જપ કરીએ છીએ આપણે તેનું ભજન કરીએ છીએ મને પછી બપોરે થોડો વિચાર આવ્યો મેં કીધું આમ મહારાજ પ્રાર્થના કરવા જેવું છે આ તો એક સરસ ચરિત્ર એમ કે મહારાજ એ યમપુરીમાં છે ને કોઈએ કાંઈ તમારા માટે કશું જ કર્યું નતું કઈક કર્યું નતું તો કૃપા કરીને ઉદ્ધાર કર્યો છે અમને તમારો આશરો છે અમે બીજું ક્યાં જાય એટલે અમારામાં તો ઘણું બધું એવું હોય કે તમને એમ થાય કે આને ક્યાં ઉદ્ધાર કરવો પણ આ ચરિત્ર યાદ રાખજો આ બધાને તાર્યા છે તો અમને પ્રભુ તમારી સેવામાં નથી ત્યારે આ સ્વરૂપાનંદ સ્વામી જમપુર એમાં મોકલ્યા હતા એ ચરિત્ર યાદ કરજો અમારું કામ થઈ જશે કે ઓલે કઈ કર્યું નતું સત્સંગમાં કઈ કામમાં નહોતા આવ્યા કરવા જેવી છે પ્રાર્થના કઈ કામમાં નહોતા આવે ને એક કામ આવ્યો હતો સત્સંગમાં तो एने ते केवल कृपाए कर उद्धार कर तो बापा अमे तो कई तरह भजन करू कम दंडवत कर सत्संग में कई करो तो तरी बागर तर एवं नहीं साधनों तरय एवं कृपा जहाज આપણે કૃપાનું જહાજ જોઈએ ભવસાગર તરી ચારરાયણ નામ છે અનંત જીવો ઉધરી જતા હોય તો આપડે આપણું ભજન કરીએ સહજાનંદ સ્વામી નું સ્વામિનારાયણ સ્વામિનારાયણ પણ એમાં કંટાળવું નહીં ફરી વાત તો ત્યાં જ આવે છો કે સાંભળી ના રહેવું મોટા ભાગના ને તો પોણી ચોવીસ કલાક સંસાર ખાલી સવારે પંદર મિનિટ પૂજા કરે એટલામાં ભગવાન મિનિટ જ માળા કરવામાં આવે બાકી તો તિલક ચાંદ લોન પથરા કરવા અને ધોત્યુ પહેરવું કરવી અને મચ્છરના વયા હોય ઉડાડવામાં બે ત્રણ મિનિટ આમાં ત્રણ મિનિટ આવે કદાચ નામ જપવામાં એમાં પાછું તો બાજુ મોબાઈલ લઈને બેઠો હોય અને કા પાછો બહુ વાલો દીકરો કા થઈ ગયું હોય લગ્ન થઈ ગયું હોય તો પછી ભગવાન જોવા કરતા એ જોયું રાખતો હોય અને લગ્ન થઈ ગયા હોય બધું સરખું હોય તો પછી માથાકૂટ થતી હોય તો એના બધા ધમપછાડા એને યાદ કર્યા કરે આવું ક્યાંથી ભટકા મૂળ કઈ કઈ ને વાત શું ભજન કરવું શું ભજન કરવું વાહ ત્રણ ગુણ્યા કેટલા થઈ ગયા બોલો જપ આવી ગયો ને બહુ મોટું કામ છે ગોંડલમાં રફીક નામનો મુસલમાન હતો સાધુઓ મળી ગયા સહજાનંદ સ્વામી તે મળો ગમી ગયું એને અલ્લાહ કયો ખુદા તાલા કયો રેમ રહેમ કયો જે કયો હતો પણ એ સહજાનંદ સ્વામી છે સાંભળજો ભાઈ અને મુસલમાને આ મુસલમાન છો તમને તકલીફો પડે પણ આ મળ્યું મુકાય આવા લોકો વધારે ભગવાન જોતા હોય છે સામુ હ આપને પેલું લાગે પણ આ કઈ આખી જ્ઞાતિ સામે થઈને કરવું હ મુસલમાને ભાઈ એ તો ભજન આદર્યું કુટુંબમાં ને બીજા સમાજમાં અને એના બહુ વિરોધ થયો સમજાવી જોયું ના સમજા ત્યારે રફિકને નાતબાર કર્યું ત્યારે તો થતું ને આજે થતું છે કદાચ ખબર બહુ ઓછું થતું હોય છે ક્યાંક તો થતું હોય નાતબાર કર્યો રફિક પણ એકલો રહીને હવે પણ ભજન કર્યું કે જે થવું હોય તે થાય પણ હું ભજન છોડું નહીં સહજાનંદ સ્વામીને હવે છોડવું નહીં આખા સમાજમાંથી બહાર નીકળી અને જે આ ઓળખવું અને શરણે થવું બહુ કઠણ છે હં આજે આપણે સત્સંગમાં હોઈએ એ સત્સંગમાં પણ ભાઈ ઘણી તો આપણને દુઃખ થાય કે અમુક લોકોની અમુક એવી વાતોમાં એવી બધી અમુક સપ્રેશનમાં ને અમુક એવા લોકો આવી જાય ને સાચું હોય ને તો લાભ ના લે ઘણી વાર ઘણા ઓળખતા હોય પણ યાદ રાખજો સાચા સાધુ ઓન સાચો સત્સંગ મેળ્યા વગર ક્યારે નિર્દોષ થઈને ભગવાન સ્વામિનારાયણ ને મળશે નહી ગમે તેટલી ગાંઠો તમે વાળીએ છીએ એ ગાંઠો ત્યાં એકવાની નથી માટે જો સમજુ છે ઊભા થઈને ભેટી એને નહોતું એમ થતું કે સાધુઓ હું ભગવાન બેઠો છું ગુરુઓથી પૂજાય છે પૂજાવા જોઈએ એને ન માને તો કોને માને એને ઓળખાયવા છે રાત ગળા ફાડે છે રાત ની તોડે છે રાત ની કથા વાર્તા કરે છે આ સાધુઓ ફરી ફરી સત્સંગ નથી કરાવ્યો તો કોને કરાવ્યો છે અને સાધુઓનો વિરોધ થાય છે અને મૂર્ખ સત્સંગીઓ છે કે એવી વાતમાં આવી જાય છે અને સાધુઓને નિગ્લેક્ટ કરે છે સાધુઓ વગર સત્સંગ છે સહજાનંદ બાપ પોતે આદર આપતા આ મુક્તાનંદ સ્વામી મંડળ છે આ બ્રહ્માનંદ સ્વામી મંડળ છે ઓહો આ નિત્યાનંદ સ્વામીનું મંડળ છે એમના શિષ્ય કહેવામાં જરાય પેલું થતું નથી અને આજે ચોટલી સુધી આગ લાગી જાય પણ એમાં છે એમાં શું કહેવાની ના છે સહજાન છે પોતે કહેતા કોના શિષ્ય છો હું આત્માનંદ છું વાહ હું કૃપાનંદ છું વાહ તમે કોના હું બ્રહ્માનંદ છે વાહ અરે માવદાનજીભાઈ કવિ જે છે એની પરંપરામાં બનાભાઈ હતા એ જયારે શ્રીજી મહારાજ ગઢબાજે ખાલી થાવી ચૌદ વર્ષનો છોકરો હતો બનાભાઈ તો એમણે કીધું કે તમે જ્ઞાતિ ચારણ ઓહો આ તો ચારણ રત્નુ તો ઘા એ તો બ્રહ્માનંદ સ્વામી ના કહેવાય બ્રહ્માનંદ સ્વામી હું આમને નહીં કંઠી પહેરાવું તમે પહેરાવું છે એને કઈ આડી છે મિસગાઈડ કરશે તમને હું નથી કેતો તમે મારી પાસે જાઓ કે તમે ગુરુકુળમાં જાઓ પણ કોઈ સારા સાધુને ખોલ્યા વગર તમારા દોષ નહીં ટળે તમે લખી રાખજો કોઈની પાસે રહેવું પડશે કશું કર્યું નહી હે બ્રહ્માનંદ સામે તમારા કેવાય હવે કપડા બદલી નાખ્યા છે ચારણ હતા બ્રહ્માનંદ સ્વામી સાધુ થઈ ગયા છે તોય મહારાજ કે ના બ્રહ્માનંદ સ્વામી તમે એમને કંઠી પહેરાવો અને બ્રહ્માનંદ સ્વામી કંઠી પહેરાવી છે છતાં એને કોઈ એના ગુરુ અને એના શિષ્યો તરીકે ઓળખાવે ગુરુ થઈને એનું મંડળ ચલાવે એમ જરાય પેલું દુઃખ આદર આપે ઉભા થઈ જાય અને આજે તો જો એમ કેવાય ફલા કોઈ પણ જગ્યાએ તમે ઘણા એવાય છે તમે સમજી જતા હશો સાંજમાં એના દુઃખમાં ભાગીદાર થયા છે એના આંસુઓ લુચ્છા છે એને રાત દિવસ ગળા ફાડી ફાડીને એને સહજાના સ્વામી ઓળખાયા છે એના દોષ ઓળખાયા છે એના સ્વભાવ માટે રાતે જાગી જાગીને માળાઓ કરી છે પ્રાર્થના કરી છે મહાપૂજાઓ કરી છે હું તો જનરલ વાત કરોલી રહ્યો છું કે કોક જો ખોપડા ઉતરે કે આવી આવી પાડિયોમાં આવા બંધામાં આવા બંધન માં આવી બધી ઘોડિયોમાં આવીને સત્પુરુષો ન ગુમાવાય સત્પુરુષ થકી કેટલું કામ થતું હોય છે કઈ ના કેવાય ભલા માણસ બહુ મોટું સામે થઈને ઓળખી લેવું તો રફીક ભજન કરે ભલે જ એ થાય છે પણ હું તો ભજન કર્યું ભજન અને ભાઈ સહજ સ્વામી દર્શન આપે જ દામાં દઈને ધામ ધૂમથી શ્રીજી મહારાજની સાથે ધામમાં પધાર્યા હવે લોચો પીડ્યો હિન્દુ હતા તે કીધું કે આને મુસ્લિમોને બોલાવ્યા કે ભાઈ આ તમારા છે તો તમારા કબ્રસ્તાનમાં દફન કરો મુસ્લિમ કે નહીં એને કબ્રસ્તાનમાં ગરવા જ ના દે એના મયત ને કોઈ અડશે જ નહીં અમારે મુસ્લિમોને એવું કે ગમે તેમ કાંધ આપીએ પણ એને નહીં આપીએ કોઈ એ નહીં રફીક કોઈ નહીં અડે અને કબ્રસ્તાન તો લાવશો જ નહીં જો લાવે તો ધીંગાણું થઈ જાય છે લાકડીનો નાડા ઉભા ગયા પેલા કે ભાઈ આમાં તો જીવે નીકળી ગયો છે હવે તો મરેલી લાશ છે એને તો દફન કરવા દે તમારી અમે તો તમારા ધર્મ પ્રમાણે એનું થવું જોઈએ એટલે અમે આ છે તો તમારી રીત પ્રમાણે થાય અમે તો સામેથી તમને એક ભાવના વ્યક્ત કરવા એવા છે કે જેનો જે રીતે રસમ હોય એ પ્રમાણે થાય તો સારું એટલે આજી કરીએ છીએ કે મુસલમાન છે તો કબ્રસ્તાનમાં દફન કરો ના નહીં થાય એટલે આ જે સત્સંગીઓ હોય ને એ જેનું વિધિ કર્મ કરે ને સત્સંગીઓ કાંઈ થોડા આને છોડી દેવાના છે રફીક નહીં એટલે એમણે કીધું ભાઈ જવાબ દો કોઈએ કીધું આપણે આપણા હિન્દુના સ્મશાને લઈને આપણી વિધિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરી નાખીએ ને એમાં આપણે હવે એને આપણે પૂછી લીધું કોઈ આપણને કાલે એમ ન કહે કે તમે અમારી જ્ઞાતિ વિરુદ્ધ થઈને તમે એનો અગ્નિસંસ્કાર કર્યો આપણે પૂરું કરી દીધું એટલે પછી એને એ આપણી રીત પ્રમાણે હિન્દુઓની રીત પ્રમાણે એને સ્મશાનમાં લઈ ગયા અને જ્યાં લઈ ગયા ત્યાં હિન્દુ આગેવાન આવી ગયા કે તમે એ તો મુસલમાન છે યાર એ તમે એને આઈ ક્યાંથી લાવો છો એને અમે તમને અગ્નિસ ના કરવા દે છે ભલે ભલે હિન્દુ ધર્મ પાળતો હતો સત્સંગી હતો બધું હતું પણ છે તો મુસલમાન ને એને અમે આ એરિયા માં અગ્નિ સંસ્કાર કરવા ના દઈએ હવે શું કરવું જો આ સમાજ જીવતા તો દુખ આપે મર્યા પછી દુખ આપે એટલે પછી એમાં આગેવાનો હતો ને પાછા સત્સંગી એમણે છોડો ને કબ્રસ્તા છોડો શ્મા છોડો આપણે એક અવાવરૂ જગ્યા હોય એક બાજુ લઈને આપણે આપણી રીતે અગ્નિસંસ્કાર કરીને એમાં તો કોઈ ના નહીં પાડે ને ના તો પછી બસ ચાલો સરંજામ તો હતો જ સ્મશાનથી થોડા દૂર ચિત્તા ગોઠવી રફિક ને વિધિવત ગોઠવી અગ્નિસંસ્કાર આપ્યો અગ્નિસંસ્કાર થઈ ગયો ત્યાં બાજુમાં પીપળો હતો એ પીપળામાં ભૂત રહેતા સત્સંગીઓ ગયો પીપળા ઉપર અને જે સત્સંગીઓ આવ્યા હતા એમણે ત્યાં નવરાત્ર ના બેસે એને ધૂન કરી ધૂન કરી સ્વામિનારાયણ સ્વામી મારા મંત્ર મહિમા સમજાવો છે પ્રેમાનંદ સ્વામી કહે છે સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ સહજાનંદ સ્વામી નું સ્વામીનારાયણ નામ ઉતરી જવું જોઈએ એટલું આશે બીજું કઈ અને ભજન થવું જોઈએ રાત્રે હું ઉડી જાય પડખું ફરીયે ને તો એ મૂર્તિ અને નામ યાદ આવવું જોઈએ અને સમજો રાતે ઉઠીને ઊંઘ ઉઠે અને તમને જે યાદ આવે એ જીવમાં પીડ્યું છે એ તમે નોટ કરો રાતે સંકલ્પમાં યાદ રાખો અને જો ભગવાન જ્યાં માનસી પૂજા કરીને પોઢાડ્યા છે એ યાદ આવી જાય અને એનું નામ યાદ આવી જાય તો સમજવાનું કે મારા જીવમાં એટલા ભગવાન વસ્યા છે આ ધુમાડો ગયો અને આ સભૂન કરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધા જ ભૂતો મોક્ષ ગતિ શરીર બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામથી પણ મજાની વાત હવે એ છે કે પછી એ બધો અગ્નિસંસ્કાર થઈ ગયો એટલે હરિભક્તો બધા હતા ને બાજુમાં નદી ત્યાં બધા નાવા ગયા સુતકનું સ્નાન કરવું પડે ને એ બધા સ્નાન કરતા હતા ધૂન કરતા હતા ત્યાં આમ બે ઓળા તમે આ ઘટનાની ખબર તો ત્યારે જ પડી એમ મૂળ શું થયેલો પીપળામાં ભૂત રહેતા હતા પણ એમાં બે ત્રણ જણા હતા ને એ કોઈને વળગ્યા છે એની પાછળ પડ્યા છે એની પાછળ ગયા છે એ રહી ગયા એટલે એ પાછા આવ્યા પીપળે જોયું તો કોઈ નઈ આખી આવ્યા એ કે આ બધા ઉધાર કરનારા તો આ બધા છે તો હવે આપણે જેને વેળા હતા એ બધા વૈયા ગયા તો આપણે શું રહી કરવું એમ એટલે પાછળ પાછળ આવી અને છેટે ઉભા રહી આજી કરી કે ભાઈ ફક્તો અમારા બધાએ આખું ટોળું હતું તમે ભજન કર્યું પહેલાંને સત્સંગીને તમે ત્યાં અગ્નિસંસ્કાર આપ્યો એના જેણે આખી જિંદગી ભજન કર્યું હતું એના શરીરમાંથી જે ધુમાડો નીકળ્યો એનાથી એ પાવન થયા પાપડ્યા તમે ભજન કર્યું એ બધાએ મોક્ષ ગતિને પામી ગયા કૃપા કરો અમે બે ત્રણ રહી ગયા છીએ અમારા ભૂઇટ્યા તમે કોકની પાછળ ગયા હવે તમે અમારો ઉદ્ધાર કરો એટલે પછી જે જળ હતું ને નદીનું વહેતું હતું એ હરિભક્તો એ ભાઈ હરિભક્તો કેવા જુઓ એક એક હરિભગત એક એક સાધુનું કામ કરે એમણે છાલકો મારી મારીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લઈ લઈને પેલા જે ત્રણ જણા જે વેચાતા ને એની માથે પાણી ઉછાળ્યા સ્વામિનારાયણ જાઓ તમારો મોક્ષ થાવો સ્વામિનારાયણ જાઓ તમારો મોક્ષ થાવો અને દિવ્ય રૂપ ધારણ કરીને ગયા આ સ્વામિનારાયણનો તમે મીઠાભાઈ પરસાણે કદાચ નામથી આમાં કોઈક સાંભળ્યા જાણતા હોય સાંભળતા હોય બાકી બધા તો નહીં ઓળખતા એ કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન હતા એમ આપણે આદ્ય તંત્રી અને ટ્રસ્ટી ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ શાસ્ત્રીજી મહારાજ સાથે મળીને ગુરુકુળની સ્થાપના થઈ એ ત્રિભુવનભાઈ શિક્ષક ત્યારે મીઠાભાઈ એમના વિદ્યાર્થી અને ભણ્યા ગણ્યા પછી એકવાર એમ મળવા આવ્યા ત્રિભુનભાઈ તો પાગડી ચોણી ને કેળિયું ખમીસ એવું જ પહેરતા દેશી પોશાક અને મીઠાભાઈ ભણી ઉતર્યા એટલે પછી સૂટેડ બુટેડ થઈને આવ્યા અને જેવા ત્રિભુવનભાઈને પગે લાગ્યા શિક્ષકો ઉતરી જતા પગે લાગ્યા પણ આ જોયું એટલે મારો મીઠો બદલાય જ મીઠો કેવો હતો ચોઈણી પહેરતો કેળીઓ બાંધતો પહાબંધી અને માથી કાઠિયાવાળી પાઘડી એમ જે મીઠો ફરે આપણે કણબીના દીકરા વેડા અને આ યુરોપિયન ડ્રેસ પહેરી લીધો અરે દેશ દેશાવરમાં તું જાય પણ આપણે દેશ અને આપણો વેશ આપણી ભાષા આપણો સંસ્કાર આપણે કેમ છોડવાનો મીઠાભાઈ કે ગુરુ આજથી પ્રતિજ્ઞા લઉં છું જીવું ત્યાં સુધી બીજું વસ્ત્ર નહીં આવે કેવા હશે અને પછી ભાઈ મીઠાભાઈ ચોઈ પહાબંધી કડું એટલા દોરિયા બાંધતા હોય એવું અને માથે પાઘડી પણ મીઠાભાઈ લોકસાહિત્યકાર હતા કેટલી કળાઓને આવડતી અહીંયા આ જૂનું મંદિર હતું ને એમાં એ પ્રોગ્રામ આપી ગયેલા પણ ભાઈ એની પાસે કશા સાજ નહીં હો પણ તમારે એવો પ્રોગ્રામ આપે કે તમે હાંવળા જ કરો એટલું વૈવિધ્ય એ બહેનોના ગરબા ગાય મરસ્યાય ગાય પેલું ગાય રાસરા ગાય સાધુઓનું ગાય ખેડૂતોનું ગાય કણબીનું ગાય મરણનું પરણનું વિવાનું વાજબનું જાન ઉગલવાના જાન આવવાના ટાઢી ઠારવાના દાડા દપાડાના એ બધું કેટલું બોલે જાત જાતનું તમારે એ સાહિત્ય પીરશે અને એ છોકરાઓને જેમ પ્રેક્ટિકલ તમારે કરવું હોય ને એ પ્રેક્ટિકલ જે બતાવે તમારે સૂર્ય ચંદ્ર પૃથ્વીની ગતિ કેમ છે તો એ વચ્ચે માઇક ઉભું રાખીને પછી સૂર્ય કેવા પૃથ્વી કેમ ફરે જેમ તમારે પ્રેક્ટિકલ કરીને આમ આમ જાય તમારે એમ જ ખબર પડે કે ત્રેવીસ પૃથ્વી નમેલી જ છે એમ આ હું આપડે બધી નજરે માણેલો કાર્યક્રમ એવો મીઠાભાઈ ને એ કાંઈક આમ હતી પણ રશિયા સરકાર તરફથી બીજા દેશોમાં બધી ગયા પણ એ કેળિયુ પહાબંધી કેળીઓને ચોઈણી માથે પાઘડી આખું બધા દેશ વિદેશના હોય એ લોકો અહીંની લોક સંસ્કૃતિ તરફથી ગયા હોય ભારત સરકાર તરફથી તો આ મીઠાબાઈ ને પેલા વેસ્ટથી જોઈએ રાખે ઉભા થાય એટલે ગજબ પડછર પ્રોગ્રામ આપ્યા હતા હું ત્યારે થોડું ભોજન ને બધું બનાવવાનું હતું એ કદાચ ભાનુભાઈ બધું યાદ હશે મેં એને જમાડ્યા મને સંતો કે જમાડ્યા હોય જમાડ્યા એને વાગ્યા હતા નવ વાગ્યા પ્રોગ્રામ હતું પંચોતેર પૂરી જમી ગયા પીરસી ઉછળે એટલે ભાઈ આ ફણાભેર થઈ અને છલાંગ મારે છ થી સાત ફૂટ ઉપર વ્યા જાય અને ચકડી મારી પાછા ફણાભેર ઉભા રહી જાય આ ફણાભેર ગોઠણ ઉભા રહી જાય આવી ફેરફુદડીઓ ફરે એવું ફોરું શરીર એટલું જાડું છતાં એમ જાકાત તમે જો શેતલને કાંઠે કે એવા કઈ ગુજરાતી ફિલ્મોમાં એને કામ કર્યું હતું અહીં કહેતા હતા કે એ અમુક આ એક્ટરોને મારું આ જોઈ નહીં એને પોતાનું અવમૂલ્ય લાગ્યું કારણ કે એ કઈ ઠેકડો મારી શકે નહીં મારી પટ્ટી એટલી કાપી નાખી આ લોકોએ કે આ મીઠો ભાઈ આમ પ્રસિદ્ધ થઈ જાય છ છ ફૂટ ઊંચે ઉછળે ચકડી ફરીને પાછો ફણા ભાઈ આમ બે જાય એવા રાસ લે પણ મેં કીધા કેમ કરશે પણ પંચોતેર પુરીઓ એટલી છાસ ખીચડી આ બધું જીમા અને પાછા હળવા ફૂલ જેવા થઈ ધમધમાયું હવે એ મીઠા મારે વાત કરી થોડો પરિચય ના આવે તો તમને મજા નહિ આવે એટલે ધ્રોળ ઠાકોર ત્યાં એનો પ્રોગ્રામ રાખે ત્યાં એના દીકરાનો કે દીકરીનો કોઈ લગ્ન પ્રસંગ છે મીઠાભાઈ ત્યારે એનો જમાનો હશે મીઠા ભાઈ ને બોલાવે તમે રાત્રે આ બધા રાત્રે લગ્ન થતા દિવસનું તો નહીં પ્રથા ત્યારે અને મીઠાભાઈને કીધું તમે લોક સાહિત્ય શિયાળામાં લગ્ન થતા હવે બાર પૂરું કરવાનું હોય ધોળ ઠાકોર હબકી ગયા કે દસ થી ઉપર માણસો થઈ ગયું ક્યાં થાય દસ એ જમાન કે આ બધાને મારે ઓઢવા પાથરવા કડકડતી ઠંડીમાં મીઠા શું દેવું આ તે માણસ તારા નામે ભેળું થઈ ગયું પણ મારે તો નાક વટાઈ ગયું ગાદલા ગોદડા ક્યાંથી કાઢવા કારણ કે લોકોને જો પાથરવા સુવા ના દે તો મારા આબરું વહી જાય આંખમાં આંસુ આવી ગયા એ કે મીઠાબાઈને બોલાવવા મારે વાત કરવી પડશે કે તું હમણાં પૂરું કરી દઈશ અને મારે આ બધાને શું મારી તો આખી આખી જિંદગીની વહી ગઈ આબરું લોકો શું મને કહેશે કે ઓઢવા પાથરવાનું ના મળ્યું એટલે વચ્ચે ઇન્ટરવ પડ્યો એટલે મીઠાભાઈને બોલાવ્યા ખરેખર દ્રોળ સાહેબ રડી પડ્યા એ મીઠાભાઈ હું તો અરે કેમ ના દેવું પડે હું છે ને બાર સાડા પૂરું કરવાનું હતું ને તમે આસુ લુચી નાખો હું એવું પીરસીસ ને લોકો હુવાનું જ ભૂલી જઈશે તમારે સવારે દાંતણ લઈને જશે બધા ધમધમાયું નો ઇન્ટરવલ ખુશ થઈ ગયા અને ઓલા બધા ઉઠી ઉઠી સીધા કોઈ જાજરૂ ગયા કોઈ દાંત હતા હતા પીડાય આવો મીઠા પરસાણો અને ગુરુકુળ ને શાસ્ત્રીજી મહારાજ ઉપર ને ત્રિભુવનભાઈ ને આ બધી જોડાયેલી કડીયો બહુ ભાવ હવે એક વાત મારે તમને કેવી છે એ જેના એના પ્રવચનોમાં આવે આ ભુવા ને પ્રેત એ બધું તૂત છે એમાં ફસાવવું ને હિંમત રાખવી છાતી રાખવીને હનુમાન દાદો અંબારો આમ તેમ કરો એ બધી બહુ વાતો કરે અને ગામડામાં તો બહુ એવું ભૂત પ્રેત ને પેલા માતાજીના એના બધા ચલણ ને બધું હોય ભુવા જાગરિયા નાનું બધું અને આ જ્યાં હોય ત્યાં કઈ ભૂત ભૂત નાન બધું દિંડક છે તૂત છે તમે આ બધું તૂત માનો છો હા એ મોઢું આમ એકાખ આમ સેજ આમ હતું જોવે તો આપણને બીક લાગે હા તૂત છે બધું એમ તૂત છે ભૂવા તો ઘણા તમે જોયા છે ને આવી પૂળો પૂળો મૂકી હોય મોટી મોટી દાઢી હોય હા માખ્યું હોય તો આપણે મહીશ અહીં જો સુધી આંજ્યું હોય કાળું અંજન આંજ્યું હોય હા જો નાનું છોકરું ચડી પલાળી નાખે એવા ખરેખર હોય એવા મીઠાભાઈ ક્યાં તું જ છે એમ તું જ છે હા કરો દિવસ નક્કી અમે ભૂવાઓ ભેળા થાય તારા પૈડમાં ગાલી ના દઈ તને ધૂણાવી ન દઈ અમે ભૂવાની નાઈટ નહીં તું તો ચડી ગયો કે તમારી જાતના જેટલા ભેડા કરવા ભેડા કરવું એકલો મીઠો ભાઈ આવું અને ભાઈ દિવસ નક્કી થઈ ગયો ભુવા હોય તો એના જોર ઉપર આવી ગયા દિવાલો ધ્રુજવા માટી ના મકાન ના પડ ઉખડવા માંડે ત્યારે અહીંયા બાજુમાં ક્યારેક વાગે આખી રાઈત મને નથી હોવા દેતા હવે મારે ઉભું થઈ નહીં તમે જાઓ વાત એ રાઘવાનંદ સ્વામી ની મૂળુભા દરબારની બાબર વાડ માં જે માતાજી ના મઢમાં વાતો માંડીએ તો અત્યારે મીઠાભાઈ ની જેમ હવાર પડે શું વાત કરો છો અને મીઠાભાઈએ પડકાર ઝેલી લીધો અને ભૂવાઓ સામે પડકાર ને ઝીલો જેમ જેમ દિવસ નક્કી થી આવવા માંડ્યો ને એટલે મીઠાભાઈ ને થયું ખાડું એ વિદ્યાય છે તો ખરી છું હે ભાઈ હવે મારી પાસે તો લોક સાહિત્ય છે કોઈ વિદ્યા તો નથી હું તો કઈ સ્મશાનમાં જતો નથી હું કોઈ દેવદેરે જતો નથી હનુમાનની પાસે પણ મારી એવી કંઈ ભક્તિ નથી હું કંઈ નવરો થતો નથી હું તો સાહિત્યનો જીવડો હું કઈ ઓમ હનુમંતે ઓમ હનમંતે એમ કાંઈ હું કરવા વાળો નથી એટલે આમાં શું થાય મારા હાથ આઠ દી નાચ પહોંચેલી વેળી થાય અને મારા પિંડમાં કઈ ઘલ દે જેમ જેમ દિવસ આવે અને એને થોડુંક થાય પછી એને થયું આનું મારે હું એને ખોલે ગુરુ નો ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુકુલ મારું ના ખાઈ પીને ધુબાકા મારી આવવું અને શાસ્ત્રીજી મહારાજ ની બધા હોય મારે રૂમ માં કે આવો આવો મીઠાભાઈ તમે આવો આવો બેઠા પગે લાગ્યા આમ ટાઈટ બે હો ઢીલા જરાય નહી હોમ છો શાસ્ત્રીજી મહારાજ સારું છે મીઠા કામ પડ્યું બાપા કામ તો આમ તો એવું છે અને આમ છે ને મને થોડું લખ લખું આવી ગયું છે એટલે હું આવ્યો છું તમારે શરણે આવ્યો છો આમ તમે ગણો ને તો આજે મને તમે તમારો મને શિષ્ય ગણજો બોલો ગીતામાં અર્જુન જેમ ભગવાન કૃષ્ણ શરણે આવ્યો હતો ને એમ શાસ્ત્રીજી મહારાજ હું તો તમારે શરણે આવ્યો છો અને સાસરી મહારાજ કે તમે કઈ સીધું બોલો તમને શું છે હે સાસરી બાપા મારો અત્યાર સુધી હું બોલતો બધી જાહેર સભામાં પણ આવું ક્યારેય નહોતું થયું હવે આ તો મને સામુ પીડ્યું બાપા કે મને યાદ તમે આવ્યા કે સાસરી બાપા બેઠા છે પછી આપણે શું લેવા દેવા ખોટું જરાય કીધું નથી હું બેઠો છું ને તમારે મીઠાભાઈ ડરવાનું હોય એમ હા જો મીઠાભાઈ તમે ત્યાં જઈને બેસી જાય આ ભગવાન સ્વામિનારાયણ હા એ તો ઓળખો હા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લીધે રાખજો દુનિયાના ભુવા બેળા થાય મહારાજ હા મીઠા ભાઈ ભગવાન ના નામમાં શું ના થાય વા થાચો રામ ચરિત માનસમાં રામ ના નામના ગુણગાન ગાતા ગાતા તુલસી દાદ ગયા છે વાત કરો અને એમાં સ્વામિનારાયણ નામ તમે શાસ્ત્રી બાપા દેતા હો હવે ભુવાના બાપની તાકાત હવે તમે છે ને ત્યાં જઈને બેસી જવામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો કઈ શું ના થાય તમે જા પાછું ફાળીઓ નાખ્યું ખૂબ ખૂબ પગે લાગ્યા અને શાસ્ત્રો માં કીધું કે ગુરુ જોઈ એ હાવ સાચી વાત છે આ ન હોય અટાણે મને ગુરુ ન હોત તો શું થાત મારું અને જે કે છે ગુરુ જરૂર નથી ઈ મારા હારી ના મૂર્ખા છે મીઠા ભાઈ કઈ મારા હરિના બધા મૂર્ખા છે મને જો ગુરુ નો મેળ્યા તો મારું શું થાક માટે ગુરુ જોઈ જોઈ જોઈ ગુરુ જોઈ અને ભાઈ બાજુ બીજા દિવસ હતો ને એ બધા ભુવાર રાતનું બધું ટાણું ને ડમરા ને ડાક ને બધી ભુવાની જાય ને લાલ ને પીળા ને કાળા ને પટકાળી ભલે કરી મારી પાસે સ્વામિનારાયણ છે શાસ્ત્રી બાપા જેવા ગુરુ છે ને ભગવાન સ્વામિનારાયણ છે મને ના ને ને કાળા પટકાલ તો એકલો મુતરી ના રચું મીઠા ભાઈ ક્યાં માં મારે ક્યાં બે હવાનું છે જગ્યા બતાવો બેસી જાય અને ઓલે બાળે આમ કરીને બેસાડીને કીધું પાછી આમ આમ નાખ્યું મીઠા ભાઈ તો માથે બેસી ગયા પાકડો પાકડો હરકો કરે એલા શરૂ કરવાના શું ક્યારે કેજો ના ના તમે બેઠાલે સરુ સારું રાખો અને ભૂવા એ ભાઈ શરૂ કર્યું હોય એવા ભાઈ આખી આખો બોકડો ચાવી જાય એવા ભૂવા આખા બોકડા ચાવી જાય શું જોઈ રહ્યા કાઢે નહીં નાખી નાખીને બાવળિયા નાખીને અને વળ મારે એક કલાક બે કલાક ત્રણ કલાક ભૂવા થાકી ગયા ખરેખર થકી ગયા ડાક બગાડવાળા થાકી ગયા ભૂવા થકી ગયા હાંકડું કેવા માંડી ગયું હવે અમને પોરો ગયો ભાઈ છેવટે છેવટે ત્રણ કલાક જેવું ટાણું થઈ ગયું ને પછી ભૂવા એકબીજાને હામું જોયું સાચું બોલે છે વિદ્યા તો સાચી છે અમે કઈ એમનામાં જે છે એ છે પણ માને કોક સાચો ગુરુ ભટકા તને કોઈ સાચો ગુરુ પહોંચેલો કોઈ ગુરુ ભટકા છે ત્યારે મીઠા ભાઈ કીધું સાચી વાત છે મને શાસ્ત્રી બાબા જેવો ગુરુ મેળવા છે અને ભાઈ તમે ગમે એટલા વગાડો ને તો મને કશું ના થાય હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લીધું અને સ્વામિનારાયણ એટલે સર્વોપરી ભગવાન મારા ગુરુએ મને મંત્ર આપ્યો અને તાજો મંત્ર આપ્યો તાજો જરાય વાસી થઈ ગયો હોય તો અસર ઓછી કરે તાજો લઈને આવું છું હા મીટાભાઈ સાચી વાત છે જો તમે એનાથી તર્યા છો સારું તમે હાચા અમે હાચા કોઈ ન કહેજો અમે તો સપના માં સાંભળી ગયા હોય તો ભાઈ નાખી ત્યારે આ તો મેં નજરે જોયું અને ત્રણ કલાક તમે જે બોલ કર્યા છે ભાઈ ખૂટિયા ઉછરેટીમાં માથા ભરાવે તમે સાંભળજો કોઈ માં કે ડોંગ છે દતિંગ છે ડોંગ છે દતિંગ છે આ બધા ખોટીલા છે શું પડભાઈ આજે જોવા ને આ કાંઈ પણ પ્રતાપ કોનો છે બસ મારે તમને એ સમજાવવું છે કે હવે એક જ છેલ્લી વાત આ આપણે ગાંધીનગરથી બાબુભાઈ ગોરેશી આવે છે અને એમને બે દીકરા મોટો જઈને નાનો પેલો અર્પી આ હામે બેઠો તેને હમણાં મહિના પેલા એ થોડો માંદો પડી ગયો થોડો વધારે પડતો માં સંબંધીઓ બધા તબિયત જોવા તો આવે વાત સમજાવી છે કે આપણને શું મેળવ્યું છે અને આપણે શું કરવું જોઈએ તો એ માંદો એટલે ઘણો વધારે થોડો હોસ્પિટલમાં લઈ જવા પડે એવું બધું પછી પાછા લઈ આવે ઘરે સારું ગળી થઈ જાય એમાં એના મામાં એની તબિયત જોવાય છે ભાણાને તકલીફ હોય તો આવે સંબંધીઓ આવ્યા મળ્યા બેઠા વાત કરી સારું થયું પણ જે રીતે બધું રિપોર્ટ નોર્મલ આવે ને છતાં તકલીફ હોય આવું બધું જોયું એટલે મામાને એક માતાજી પ્રસન્ન થઈ રહી માતાજી એને પ્રસન્ન કોઈ પણ એક વ્યક્તિને રિયલ પ્રસન્ન એમ કે એ મંત્ર બોલે માતાજી આવે એને સૂચન કરે વાતચીત કરે આવો વ્યક્તિ ખરેખર માતાજીની સાથે વર્તૃત થયેલો ભક્તિવાળો માણસ એની સાથે એના મામાને ઓળખા એટલે કીધું કે મારી પાસે એક વ્યક્તિ છે માતાજી ખૂબ પ્રસન્ન છે એની માથે માતાજીના ચાર હાથ છે અને ખરેખર એ છે હું તમને દોરો કરીને એમનો લાવી આપું એમ દોરો બાંધો તમને સારું થઈ જાય એની ગેરંટી એટલે આમણે એને આજે એમના પપ્પાએ કીધું ભાઈ અમારે કંઈ જોઈતું નથી અમારે કાંઈ દોરા બોરા જોઈતા નથી અમે કહેવું એમાં શ્રદ્ધા ધરાવતા નથી અમે તો સહજાનંદ સ્વામીનું ભજન કરીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીએ અમારા મા બાપ એ અમે તો સહજાનંદ સ્વામીને ભાજ તો કે એ તમે જે ભજતા ભજો ને પણ હું દોરો લાવી દઈશ અરે ભાઈ અમારે જોઈતો જ નથી ને શું કઈ માથા કરો છો તો કે ના હું લાવી દઈશ પછી તમારે એનું જે કરવું હોય કરો પણ હું તમને દોરો લાવીને આપીશ હું મોકલી દઈશ હવે ના પાડે તો માને નહીં અને હું લાવી દઈશ પછી તમારે એને જે કરવું હોય કરો એમ કીધું એટલે ખારું લાવે પછી જો આપણે એને કીધું જ છે ને તમારે એને જે કરવું હોય પછી કરજો જોયું જાય છે ચાલો માને તો આટલા પછી તો શું વધારે કેવું એમ હું લાવી દઉં તમાર જે કરવું એ કરો ત્યાં સુધી કોઈ રીતે માને નહીં સાંભળો છો ને બરાબર બે દિવસ પછી એમ ફોન આવ્યો અને એમને માસી છે ભરૂચના એમને વાત કરી એની સાથે અને માસી કીધું કે બોલો દોરાનું તો એની જ વાત કરવી છે કે મે પેલી વ્યક્તિને વાત કરી જેને માતાજી પ્રસન્ન છે દોરો કરવાનો છે તો માતાજીએ પ્રગટ થઈને પેલી વ્યક્તિને એમ કીધું કે તમે જેને માટે દોરો માગો છો એ ભગવાન સ્વામિનારાયણનો દ્રઢ આશ્રિત છે એ કેસમાં અમારું કાંઈ નહીં હાલે કેસમાં અમારું કાંઈ નહી હાલે અમે કશું નહીં આપીએ એટલે દોરો બોરો કઈ મળશે નહીં માતાજી આવું કીધું છે ફોન મૂકી દીધો હવે ક્યાં મારે તમને બીજા પ્રમાણ લેવા જવા દેવા એટલે ભાઈઓ સત્સંગીઓ હું હાથ જોડીને કઉ છો નથી આપણને જે ગુરુઓ મળ્યા છે જે સત્સંગ મેળ્યો છે આપણને જે પ્રભુ મેળે જે સ્વામિનારાયણ નામ મેળવ્યું છે જે સહજાનંદ સ્વામી આશ્રય મેળ્યો છે હમ અનુપમ છે સમરું પ્રગટ સુખ રૂપ સુખદામ અનુપમ નામને રે લોલ સહજાનંદ સ્વામી મહારાજ